आज गरडा प्रथम प्रकरणोतेरमो वचनामृत श्रवण कर वचना श्रीजी महाराज कृपा कर अमृत वचनो कह वैराग्य समझण ये तो जयरे कोई विषय भोग प्राप्ति थाय अथवा आपत्ल पड़े तेरेज खबर पड़े मतलब વૈરાગ્યની ખબર વિષય ભોગ મળે ત્યારે પડે અને સમજણની ખબર દુખ આવી પડે ત્યારે પડે કે જોને આ થોડુંક જ દાદા ખાચરને આપતકાળ જેવું આવ્યું ત્યારે સૌને જેવું પોતાનું અંતઃકરણ એટલે કે વિચારો સમજણો છે એ બધા એને જણાય આવીએ ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ ભગવાનનો ભક્તોનો પક્ષ તો રહે છે એ સમજીને રે છે કે જો સત્સંગનું કાંઈ ઉત્કૃષ્ટ હોય સારું હોય તો ઘણા જીવોનો સમાસ થાય અને જો કાંઈક સત્સંગનું અપમાન જેવું હોય તો કોઈ જીવને સમાસ ન થાય એટલે હર્ષ શોખ થઈ આવે છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આપણે તો ભગવાનના દાસ છીએ તે જેમ ભગવાન રાખે તેમ રાજી રહેવું સત્સંગની વૃદ્ધિ થાય ને આખું જગત સત્સંગ થવું હોય તોય થાય અથવા આખું જગત સત્સંગ મટી જાય તોય ભલે પણ એ ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું અને જેમ સૂકું પાંદડું પવનને આધારે ફરે છે એમ ભગવાનને આધીન રહીને સુખે ભગવાનનું ભજન કરું પણ કોઈ પ્રકારનો ઉદ્વેગ મનમાં આવવા દેવો નહીં આટલું ટૂંકું ને ટચ વચનામૃત છે પણ ઉપયોગી બહુ છે પણ આ વચનામૃત આપણે સાંભળીએ કે વાંચીએ તો પેલી છાપ આપણને આ એ પડે છે કે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે આપતકાળમાં સમજણ રાખવા વિશે કહ્યું છે પણ થોડીક બીજી રીતે વિચારો શ્રીજી મહારાજે કહ્યું કે જેને જેટલો વૈરાગ અને જેને જેટલી સમજ દેશ કાળે ખબર પડે તો બીજી દ્રષ્ટિએ જોતા રીત શીખવતું વચનામૃત છે હાઉ ટુ બી હેપી ઇન ધીસ લાઈફ આ જીવનમાં સુખી થવું હોય તો અહીંયા ઉપર સનાતન રીતે લખી રાખવું પડે જેને જેટલો વૈરાગ્ય ભાવ અને જેને જેટલી સમજણ થાય વ્રત કરતા હોઈએ જપ કરતા હોઈએ ધ્યાન કરતા હોઈએ દાન કરતા હોઈએ તીર્થ કરતા હોઈએ સત્સંગ કરતા હોઈએ અખંડ ધૂન કરતા હોઈએ જે કરતા હોઈએ તે પણ જો વૈરાગ્ય ભાવ ન હોય સમજણ ન હોય તો સુખ ન આવે તમે પેલી વાત સાંભળી છે ભરતૃ સમ્રાટ રાજ્ય મૂકીને સાધુ થઈ ગયા ભગવી કંથા પહેરી એક ભિક્ષા પાત્ર ખભે મારી હાથમાં એક દંડ લઈને ફર્યા કરે સુખે ભગવાન ભજન કરે એમાં એક વખત રાત વાસો કરવા માટે ધર્મશાળા તરફ જાય છે બે કોઈ કોઈને ઓળખતું નથી હવે ધર્મશાળા સામે દેખાય ઓસરી સામે દેખાય પણ ત્યાં ખીલી એક જ હતી આ બે ખીલી મળી જાય ને તો જોડી ટીંગાડી રાતે સુવાય એટલે બે ઉતાવળા ચાલ્યા કુદરત ને કરવું તે બે એક સાથે પોચ્યા એટલે પેલો કે આ ખીલી મારી છે પેલો કે આ ખીલી મારી છે હું પેલા પહોંચ્યો છું એ લોકો હું પેલા પહોંચી ગયો બાજુ વૃદ્ધ મહિલા બેઠા હતા એનાથી બોલાઈ ગયું બહુ સરસ બોલી કે ધન્ય છે મારા બાજંદ ધન્ય છે મારા ગોપીચંદને આખા રાજ મૂકીને વૈયા ગયા મારા પિતા ખીલી હાટુ બાજે છે હવે આ બે ઈ હતા અંદર ધ્રુજી ગયા કે મારો તરત જ ના ના ના હવે તમે લટકાવો ના ના ના હવે એકબીજાને પગે લાગવા માંડ્યા ભૂલ થઈ ગઈ આપડે આવું સાધું થઈ ન કરવું જોઈએ તમે લટકાવો એટલે કે તમે લટકાવો કોઈ લટકાવીને ખીલી એમને રહી અને જોડી નીચે મીકીને હોઈ ગયા ઝડો ક્યાંથી થયો એક ખીલીમાં એને જ્યારે એમાં રાગ થયો ત્યારે ઝઘડો થયો અને જ્યારે પાછી સમજણ આવી કે આ કરવું ઠીક નથી એટલે સુખી થઈ ગયા નહીતર બધું છોડી નીકળી ગયા હતા પણ ખીલીમાં રાગ થયો તો વિક્ષેપ થયો દુઃખ થયું તકલીફ થાય એટલે જ કહ્યું છે ત્યાગને ટકે વૈરાગ્ય વિના રાજ છોડી દીધું પણ વૈરાગ્ય ભાવો કિંમતી છે ત્યાગનું પ્રદર્શન થઈ શકે વૈરાગ્યનું પ્રદર્શન ન થઈ શકે ત્યાગની ક્રિયા થઈ શકે વૈરાગ્ય તો જીવવો પડે એ માનસિક છે અવસ્થા છે અને ત્યાગ છે ક્રિયા છે એક્શન છે ત્યાગ ને ટકે વૈરાગ્ય વિના વૈરાગ્ય ને ટકે વિચાર વિના એટલે સમજણ વિના એ બધું આખું ચક્ર છે પછી કઉન પેલા એક વાત કહું એક જણા એક જણા પૂછ્યું કે ભાઈ પાણી ક્યાં છે તો કે માટલામાં ભાઈ માટલું ક્યાં છે તો કે રસોડામાં તો કે રસોડું ક્યાં છે તો કે ઘરમાં તો ઘર ક્યાં છે તો કે મંગલમૂર્તિ સોસાયટીમાં તો કે મંગલમૂર્તિ સોસાયટી ક્યાં છે તો કે ભાવનગરમાં ભાવનગર ક્યાં છે કે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર ક્યાં છે તો કે ગુજરાતમાં ગુજરાત ક્યાં તો કે ભારતમાં ભારત ક્યાં તો કે એશિયાખંડમાં એશિયાખંડ ક્યાં તો પૃથ્વીમાં પૃથ્વી ક્યાં તો પાણીમાં પાણી ક્યાં તો કે એમ સમજવા જેવું આમાં બહુ સરસ છે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના વૈરાગ્ય ન ટકે સમજણ વિના સમજણ ન ટકે સત્સંગ વિના સત્સંગ ન ટકે સમર્પણ વિના સમર્પણ ન ટકે ત્યાગ વિના ત્યાગ ન ટકે વૈરાગ વિના સમજણ વિના સમજણ ન ટકે સત્સંગ વિના સત્સંગ ન ટકે સમર્પણ વિના સમર્પણ ન ટકે ત્યાગ વિના આ પાંચ સૂત્રોનું સર્કલ છે એમાંથી મજાની વાત એ છે કે જો ત્યાગ હોય બહુ ધ્યાનથી સાંભળજો ત્યાગ હોય સત્સંગ હોય સમર્પણ હોય પણ જો વૈરાગ્ય સુખ ન થાય એટલે મુખ્ય મુદ્દા મહત્વના ક્યાં થયા ક્યાં થયા વૈરાગ્ય સમજણ મારો બાપ કેટલું પરફેક્ટ બોલે છે કે બે જ મુદ્દા ઉઠાવ્યા વૈરાગ્ય સમજણ યા ગમે તેટલો હોય સત્સંગ ગમે તેટલો કરતા હોય સમર્પણ ગમે તેટલું હોય પણ જો વૈરાગ્ય સમજણ ન હોય તો સુખ ન આવે વૈરાગ્ય નો અર્થ શું છે છૂટી જવું રાગ અર્થ શું છે પકડવું કાંઈ પણ પકડ્યું એટલે ઉભાધિ થાય બહુ સીધી રીતે તમે વિચારો આપણે રસ્તાને કાંઠે ઉભા છીએ એમાં કોઈ ગાડી નીકળે કોઈ સ્કૂટર નીકળે કોઈ વાહન નીકળે કોઈ ટ્રેન નીકળે એને પકડવા જઈએ તો એટલા ફંગોળાય છે હાડકા બાડકા ભાંગી જાય દુઃખની આપત્તિ આપવી પડે ને શા માટે થયું ગતિમાં જે વાહન હતું એને પકડવા ગયા એટલે ને એમાં આખું જગત છે સંસાર છે સંસરતી સંસાર આ ગતિશીલ છે પરિવર્તનશીલ છે ધોધમાર વહીવ જાય છે એની કાળની ગતિ સંસારની ગતિ દેખાતી નથી પણ છે આ આપણે બાળક હતા યુવાન થઈ ગયા કઈ રાતેળ આવી ગયા ખબર પડી અચાનક ખબર પડે મારા બાપા ગઢા થઈ ગયા ગતિશીલ છે તમે ઘડિયાળ લઈ આવો કાર લઈ આવો ટેલિવિઝન લઈ આવો સારા કપડા લઈ આવો લાવવા એવાને એવા બીજે દિવસે નથી એક વસ્તુ આ ક્ષણે જેવી છે એવી બીજે ક્ષણે નથી સતત ગતિશીલ છે નદીની ગતિ દેખાય છે પણ આ સંસારની ગતિ દેખાતી નથી પણ ગતિશીલ છે હવે ગતિશીલ કોઈ પણ પદાર્થો છે એને આપણે પકડીએ તો પછડાટ થવાની આઘાત લાગવાનું પ્રત્યાઘાત લાગવાનું દુઃખ લાગવાનું હેરાન થવાના ચોટ લાગવાની પીડા થવાની જ છે કારણ કે સંસારના દરેક પદાર્થો ગતિશીલ છે અને આપણે ઈચ્છીએ છીએ કોઈપણ પદાર્થને પકડીને મારું રહેવું જોઈએ ને પાછું આવું ને આવવું રહેવું જોઈએ એ પકડ્યું એટલે ચોટ લાગવાની છે હવે રસ્તાને કાંઠે ઊભા છીએ આપણે અને કોઈ વાહન નીકળે એને આપણે અડતા નથી તો તકલીફ છે કંઈ અને બાજુમાં કોઈ ઝાડ હોય વૃક્ષો હોય કોઈ થાંભલો હોય એનો ટેકો લઈએ તો ઉલટાનો આધાર મળશે એટલે આપણે સ્થિર છીએ તો સ્થિરનો ટેકો લઈએ તો આપણને આધાર મળે એમાં શરીર છે એ પણ ગતિશીલ છે જેવું કાલે હતું એવું આજે નથી સતત ભાવ છે આત્મા એક સ્થિર છે એની બાજુમાં પરમાત્મા સ્થિર છે એટલે સનાતન સત્ય છે કે આ જીવ જયારે ભગવાનનો ટેકો લે છે લેશે ત્યારે એ સિવાય નહી સુખનો આધાર ભગવાન છે એ ભગવાનને છોડીને બીજું કાંઈ પણ પકડ્યું એટલે દુઃખ થવાનું પછી એ વસ્તુ નાની છે એક મોટી મહત્વનું નથી રાગુ ભલે ને સાવ છુલ્લક હોય પણ જો એને રાગ થયો હોય એને પકડી તો દુઃખ થવા અને કરોડોની કિંમતની હશે પણ જો રાગ નહીં હોય તો કોઈ તકલીફ જ નહીં થાય દુઃખનું કારણ રાગ છે હરી લીલા મૃતમાં વિહારીલાલજી મહારાજે એક બહુ સરસ કથા લખી છે કે બ્રાહ્મણ એને ત્યાં એક દીકરાનો જન્મ થયો બ્રાહ્મણ જ્યોતિષી હતો એટલે ખબર મળ્યા પ્રસુતિ ગૃહમાંથી દીકરાનો જન્મ થયો છે એટલે તરત જ એને જન્માક્ષર કાઢી કુંડલી બનાવી જ્યોતિષી હશે કુંડલાક્ષ જન્માક્ષર જોયા ફલાદેશ જોયો ફલાદેશમાં એવું આવ્યું કે આ બાપ દીકરાની ચાર આંખો ભેળી થાય બે માંથી એક મરે કોણ મરે એ સ્પષ્ટ નહીં હવે પોતે મરી જાય તેને એમ થયું કે વાંધો વંશ રહી જાય છે પણ હવે દીકરો મરી જાય તો એટલે ચાર આંખો વેળી કરવી નથી દીકરાની મમતાથી પોતાના વંશના એક ચાલુ રહેવાના આશયથી એની પત્નીને કેવડાવી દીધો સંપત્તિની વ્યવસ્થા કરી દઉં છું હું બધું મૂકીને હવે ચાલ્યો જાઉં છું આ રીતનો ફલાદેશ છે મારું જ્યોતિષ ક્યારેય ખોટું પડતું નથી હવે તું સુખે છોકરાને સાચવજે સુખે રેજે મને ભૂલી જજે હવે હું તીર્થોમાં ફરીને જીવન વિતાવી દઈશ ખરેખર એ માણસ નીકળી ગયો આ બાજુ વર્ષો થયા છોકરો દસ બાર વર્ષનો થઈ ગયો ગલીઓમાં શેરીઓમાં રમતો હશે ભય દંડે કંઈક દડે રમતો હશે ને એમાં એનો એનો દડો ઉછળ્યો તો એક બાજુમાં ચાલી જતી ડોસીને એ દડો વાગ્યો અને ડોશી બટક બોલી બોલી હા ન બાપી હોય ને અને આના લક્ષણ જ હોય ત્યારે જ એનો જન્મતા એનો બાપ મુકીને વયોગ્ય હોય ને એ છોકરાને હાટકો લાગ્યો મારો બાપ મને મૂકીને શા માટે રહી ખૂબ સમજાયો ના સમજો પછી પાડોશીને તૈયાર કર્યો થોડા પૈસા જાઓ થોડું ઘણું ફરી મન મનાવીને છોકરાને પાછો લાવજો કારણ કે ઓલો તો જડે છે નહી પાડોશી વિચારો સદભાવથી જાય છે ગામડે ગામડે ફરે છે એક જ રાત પડી ગઈ છે રાતવાસો કરવા માટે એક સાધુ નો આશ્રમ જોયો એટલે મઠ સંન્યાસી નો તો જોયોગ્યો રાખ્યા રાત પડી અને અચાનક છોકરાને ઉલટીઓ શરૂ થઈ ગઈ કોગળીયાનું દરદ લાગુ પડ્યું વારંવાર ઉલટી અને બકારીનો અવાજ સાંભળીને પેલો મઠાધિપતિ જાગ્યો એમણે કહ્યું આ તો ચેપી રોગ છે ઇન્ફેક્શન લાગુ પડે મઠના બધા લોકો બીમાર પડે મોત થાય અહીંથી નીકળી જાવ અરે ભાઈ સાહેબ અત્યારે આ પરાયો છોકરો હું આને લઈને ત્યાં જાઉં અરે જ્યાં જાઓ ત્યાં જા નીકળે છે કે ધોકા મારું ધક્કા મારીને પેલા ને કાઢ્યો પેલા કીધું થોડું પાણી ભરી લેવા દો તો કે એક મિનિટ રોગ લઈને આવ્યા છો ધક્કા મારીને બહાર કાઢ્યો આશ્રમ બંધ કર્યો નિરાતે પેલો સુઈ ગયો પેલો દૂર એક ઝાડ નીચે બેઠા છોકરા રાખીને બેઠો પણ ઉલટીઓમાં છોકરો પાણી પાણી કરે પણ પાસે કઈ કુવો નદી તળાવ કઈ નહીં મરી ગયો મારે જવાબ શું દેવો સંજ્યાસી પણ ઉઠો છે દાંતણ પાણી કરે છે આમ જોવે છે ટોળું વળી ગયું છે કોઈને પૂછ્યું કે શું થયું પેલો છોકરો હતો ને મરી ગયો તો કે સારું એ મરી જાય એમ જ હતો એમાં કોઈએ કીધું પણ કથા એવી છે કે એનો બાપ આવી રીતે જોતી છે તો કુંડલી માંડીને પછી આવી રીતે ચાર આંખો વેળી થાય બે એક મરે એટલે સાધુ થઈને નીકળી ગયો ને એના છોકરાએ વ્યાન કર્યું એટલે એને મન મનાવવા આવી રીતે નીકળ્યો અને પેલો સંન્યાસી છાતી કૂટવા મળ્યો દોડ્યો છોકરાનું મળદું હાથમાં લઈને હાય મારા બેટા હાય મેરા બેટા આ અભાગી બાપ કહ્યું ને હું પોતે હું આના માટે છોડીને બધું છોડીને સાદું થઈ ગયો હતો પણ મેં જ એને કાઢી મૂક્યો મારો માયનો નહીં તો મમતા નહીં થાય તો દુઃખ ન થયું અને જ્યારે દીકરાને પોતાનો માન્યો તો મમતા થઈને પોતે દુખી દુઃખી થઈ ગયો માટે મમતા દુખ કેરું મૂળ છે મમતા સહસ્ર શૂળ છે મમતા જો મનથી તજે સુખ શાંતિ જન સદા લહે એક સાસુને ત્રણ જમાય જમાઈ ને દસમો ગ્રહ કીધો છે નવ ગ્રહ નડે એની વિધિ છે જમાય નડે એની કોઈ વિધિ કોઈ શાસ્ત્રમાં લખી નથી એ પોલીસ ખાતામાં લખેલી છે ત્રણ એને જમાય એટલે વિચાર થયો કે આમાં મને કોણ સાચો ભાવ રાખે છે મારા પ્રત્યે એની કસોટી કરવી જોઈએ એટલે ત્રણે એને લઈ ગઈ પછી દરિયા કિનારે ગઈ ને તરવા પડી એક એક નંબરના જમાઈને લઈને બે ને કીધું તમે કાંઠે ઉભા રહી છો એક નંબરનો જમાઈ સાથે તરવા પડી દરિયામાં ડૂબવાનો ડોળ કર્યો પણ પેલા જમાએ બચાવી લીધા લાવીને કાંઠે લઈ આવ્યા એટલે સાસુ ખુશ બહુ થઈ ગયા કેવો ભાવ છે મને મરતા બચાવી લીધું સારું સારું જાઓ પેલો જમાય પેલા નંબરનો ઘરે આવ્યો ત્યાં તો એના ચોકમાં મારુતી ગાડી ઉપર લખેલું સાસુ તરફથી જમાઈને બેટ બચાવીને સાસુ તરફથી જમા બેઠ થઈ ગયો બધાને ખબર પડી આને બચાવી મારુતિ મળી બીજા દિવસે ગયા બીજા નંબરના જમાઈને સાથે લીધો આગળ તરવા ગયા ડૂબવાનો ડોળ કર્યો બીજા નંબરના જમાય બચાવી લીધા કાંઠે લાવ્યા ગરમ્યા ઘેરે જ્યાં બીજા નંબર જમાઈ ગયો ત્યાં મારુતિ ગાડી ચોકમાં ઉપર લખેલું સાસુ તરફથી જમાઈ બેઠ ત્રીજે દિવસે ગયા ત્રીજા નંબરના જમાઈને લીધો ડૂબવા પડ્યા ડોળ કર્યો પેલા જમા બચાવી તો મારું મળી હવે મોઢું શું બતાવીશું તને ફાયદો છું તો કે મને જે શું કર્યું મારે મારું તો ફારું તો કાંઈ જોતો નથી મને ગયું કર્યું છે હાલો ભૈયાજી ઘરે ગયો ત્રીજા નંબર નો એના ચોકમાં ગાડી પડી હતી એમાં લખ્યું હતું સસરા તરફથી બેટ છોડા મમતા હોય તો જ દુઃખ થાય છે વ્યક્તિ મરી જાય એટલે જ થાય એવું નથી મમતા હોય તો દુઃખ થશે એનો અર્થ એવો પણ નથી તમે પરિવારમાં માથા નાખો એવી રીતે રહો લુખા રહો સંપીને સ્નેહ થી ભાવથી રહો એ બરાબર છે પણ મમતાનો અતિરેક દુખ આપે પરિવારમાં પણ આપણે અવસાન થયું ધીરુભાઈ શાહ એક વખતના વિધાનસભાના સ્પીકર ત્રણ વર્ષ પહેલા એમની દીકરી લાડલી હશે એમના લગ્ન થયા અને વિદાય પ્રસંગ હજી મંડપ કન્યા વિદાય પ્રસંગ પણ બહુ લાગણીશીલ બહુ મમતા દીકરી ઉપર બાપની હેત હોય સ્વાભાવિક છે પણ અતિરેક વસ્તુ અલગ છે એ કન્યા વિદાય સહન ન કરી શક્યા અને ત્યાં જ એને એટેક આવ્યો એટલો જોરદાર આવ્યો હેમરેજ થઈ ગયું કોમામાં જતા મૂર્છામાં એમાંથી બહાર જ ના આવ્યા તે દિન ઘડીને આજનો દિન ત્રણ વર્ષ સુધી ધીરુભાઈ શાહે એમ લમ કોમામાં પથારીમાં પડ્યા અને હમણાં થોડા મહિના પહેલા જ એમનું શરીર છૂટ્યું અતિરેકથી થયું ને દીકરા દીકરીઓ ઉપર ભાવ હોય મમતા હોય પણ અતિરેક થાય તો અહીંયા ન પરિવારના કે ના કે સમાજના કોઈના ઉપયોગમાં ન રહ્યા હોય કે ન કલ્યાણના અર્થમાં એ પણ શરીર આવે એટલે અતિરેક મમતાનો દુઃખ આપે છે બાળકો તમારા છે એમાં કોઈ શંકા નથી પણ એના પ્રત્યે અતિ મમતા અતિ લાડ અને અતિ અપેક્ષા આજના યુગમાં જે અપેક્ષાઓ બાળકો પાસે રાખીને બાળકોને જે દુઃખી કરવામાં આવે છે આટલા ટકા લાવવા જોશે ડોક્ટર થવું જ પડશે એન્જિનિયર થવું જ પડશે નહીં તો તારું તો ઠીકણ અમારું શું આ બધી અપેક્ષાઓ અતિ અપેક્ષાઓ તો બાળકોને ખોય બેસવાના પ્રસંગો બને છે અતિ અપેક્ષા અતિરાગ અતિ મમતા અરે ભાઈ પરિવાર છે તમારો અરસ અપેક્ષાઓ વધુ પડતી એ દુખ આવે જ્યાં સમૂહમાં રહેતા હોય ત્યાં એકબીજા પ્રત્યેથી અપેક્ષા વધારે હશે એટલું દુઃખ થશે આ મારું આટલું જ રાખે મને આવી જ રીતે બોલાવે મને આટલો જ આદર આપે મને આવી જ રીતે સન્માન આપે મને આવી જ રીતે રોજ સાચવે મને આવી રીતે હળવું મળું જ્યારે મળું ત્યારે સ્માઈલ જ આપે અમુક શબ્દો જે તમારે હોય એ બોલવાના એ સતત બોલે રાખે આવી બધી અપેક્ષાઓ એ પૂરી ન થાય એનું કારણ છે કે સૌને પોતપોતાની રુચિ છે સ્વભાવ છે વૃત્તિ છે અને સ્વભાવે માણસ છે એ એક સ્વાર્થી પ્રાણી છે આપણે નિઃસ્વાર્થી હોવાનો ડોળ કરીએ છીએ પણ સ્વાર્થી પ્રાણી છે જ્યાં સુધી આપણો સ્વાર્થ સધાય ત્યાં સુધી સામી વ્યક્તિને આપણે સાચવીએ છીએ જ્યારે સ્વાર્થ પૂરો થાય ત્યારે ગમે તેવી વ્યક્તિઓ એના હાસ્યામાં હડસેલી દીધા એક સેકન્ડની વાર માણસ નામના પ્રાણીને લાગતી નથી એટલે એક જ વાક્ય કહું કે આ દુનિયામાંથી પશુ પક્ષીઓ બધા જે છે ને એને રેવા દો અને એક માણસને જ આ દુનિયા માંથી લઈ લ્યો તો દુનિયામાંથી પાપ માત્ર નીકળી જશે આ સ્વાર્થી પ્રાણી છે એટલે તમે ગમે તેટલી પરિવારમાં અપેક્ષા રાખો એક જણા લગ્ન થયા અને પછી બે પાંચ વર્ષ થઈ ગયા તેના મિત્ર એને મળ્યો કેમ છે મેરેજ પછી એટલે પેલો કે પરિણા ત્યારે પેલું વર્ષ તો બહુ સારું હતું હું ઓફિસેથી ઘરે આવું એટલે મારે પાળેલો કુતરો છે એ કૂતરો ભસીને તરત મારું સ્વાગત કરે એટલે પત્ની દોડીને આવે ને હું બૂટ ઉતારું એ બૂટ લઈને બૂટની જગ્યાએ મૂકી દે આવું થોડો વખત ચાલ્યું પણ પછી ઉલટું થઈ ગયું હું ઘરે આવું એટલે પત્ની ભસીને સ્વાગત કરે આવી ગયા છે ઘરમાં ગેસનો બાટલો પગારના ઠેકાણા છે એ ભસીને સ્વાગત કરે છે અને કૂતરો મારા બુટ ઉપાડીને બૂટ ની જગ્યા આવે છે તમારા પત્ની રોજ તમે ઘરેથી આવો ત્યારે ગરમ ગરમ ચાય પ્યાલી ને પાણી બધું રાખી તો તમારે એના માટે તૈયાર કરાવી દેવાના વારા આવે સંસાર અપેક્ષા રાખો બધી પૂરી થાય નહીં એમાં સમજણ રાખવી જ પડે તમે તમારા છોકરાઓને કરજ કરીને ગમે તેમ કરીને ભણાવ્યા હોય ધંધે ચડાવ્યા હોય બધું કર્યું હોય પણ જયારે પાંખો આવે છે ત્યારે કોઈ ઉભા રહેતા નથી પછી અફસોસ કરવાનો શું અર્થ છે વૈરાગ્ય ભાવ રાખવો જ પડે સમજણ રાખવી જ પડે કે સંસારમાં આમ જ હોય શું આમ જ હોય જુઓ અમુક વસ્તુ છે ને હું તમને શીખવાડું તમારે જ્યોતિષનો ધંધો કરવો હોય ને તો તમે આસાનીથી કરીશું એમાંથી હું થોડુંક કહીશ બાકી બઉ કળા તો હસ્તગત થઈ જાય એવી છે કોઈનો તમે હાથ હાથમાં લઈને તમે એમ કહો કે તમને બે ઘાયત ગઈ છે બધા હા પાડશે તમે માંડ માંડ મરતા મરતા બચાવશો તો હા સાચી વાત છે તે દિવસે હું આમ ગયો હતો ને વાડીએ ત્યારે મારો પગ લપશો તો કુવામ પડી જાય તો રહી ગયો ગણાય જ જાય તમારી એક બે આવી જ જાય કોને નહીં ગયો મારે ત્રણ ચાર ગઈ છે દરેક ને તમે આ સાચું જ પડે તમારે કોઈ એમ ન એવું નથી મારે એવું નથી થયું જ હોય તેટલી સાચી વાત છો હિતની વાત નિસ્વા કયો છો પણ ઘરમાં કોઈ તમારું માનતું નથી આ ખોટું પડે ત્રીજો હાથ લઈને તમે એમ કહો તમારી પાસે પૈસો આવે છે પણ પૈસો ટકતો નથી આ મોંઘવારીમાં ક્યાંથી ટકે અને પાછા લખણ હોય દિવસે ફૂંકું રાતે પીવું ટકે અને કૌશલ્યા અને છેલ્લે હાથ લઈને તમે કોઈ પણ એમ બોલો કે તમે તમારા પરિવાર માટે કુટુંબ માટે સોસાયટી માટે તમે તૂટી ગયા એટલું કર્યું છે પણ તમને જસ નથી હા સાચી વાત છે મેં બહુ બધા એને માટે રાખ્યું હકીકતમાં કોકની બીડી પી ગયો હોય પણ મને કોઈ જસ દેતું નથી આ સંસારમાં કોઈને જસ મેળ્યો નથી રામને મેળ્યો નથી કૃષ્ણ ને નથી મેળ્યો હું તમે કોઈ વાડીનો મૂળો આપણને જસ દે સંસાર જસ ન મળે એટલે ગમે તેટલું પરિવાર માટે છોકરાઓ માટે છોકરીઓ માટે જમાયો માટે ગમે તેટલું કરો પણ એમાં કઈ મળે લે સમજણ રાખવી પડે વૈરાગ્ય ભાવ રાખવો જ પડે આપડે એક છે બાપા કદાચ અહીંયા બેઠા હશે એને બે ત્રણ છોકરા દીકરીઓ સૌ હરી સૌ હોય છોકરા છોકરી હગે વગેરે ડોસો ડોસી ઉભે પગે હવે ભાઈ ડોસો ડોસી એકલા રહી ગયા એટલે કોઈ એને કે જોઈ લે તમારા બધા છોકરા વૈયા ગયા તમે એકલા રહી ગયા પણ સત્સંગી સમજુ સમજણ કામ આવે એમણે કે નહી હો ભવ ભગવાન શ્રીજી મહારાજની એટલી બધી દયા છે કે વાત મૂકી દો જો કોઈ છોકરો ભેળા રહેતા હોત તો તમે એમ કે છો અમારી સેવા કરોકરો ભેળો હોત તો છોકરાના છોકરાની દોરીઓ તાણવી પડત એને રમાડવા પડત એના મળમૂતર બાળો ત્યાં ધોવા પડત એના કરતા ઠાકોરજીની અખંડ સેવા પૂજા થાય છે આના જેવું અમારા જેવું ભાગ્યશાળી કોણ છે આ સમજણ શું વૈરાગ્ય ભાવ એટલે પાંચ બાબત જીવનમાં સુખી થવું હોય ને તો નોંધી રાખે ચાલીસ વર્ષ સુધી ખાવા માટે જીવતા હોય ને એમ તમારે ખાવું એ પીઝા ખાઈ લો ઢોસા ખાઈ લો ઇડલી ખાઈ લો સમોસા ખાઈ લોવે ખાઈ જાવ ચટણી અથાણાના ચટાકા મળે નહીં બંધ થાય નહીં પછી ઉભા દીધાય ચાલીસ વરસ પછી તો તળેલું ફરસાણ નમક સોલ્ટી આ બધું નમકીન બધું બંધ કરવું પડે તો જ બધું સરખું રહે બીજું રોજ સવાર કે સાંજ પાંચથી સાત કિલોમીટર ફરવા જવું ગાડીમાં નહીં પગે ચાલી રોજ પાંચ સાત કિલોમીટર પગે ચાલીને ફરવા જાઉં બહાર જઈ શકો ઘરમાં ફરવું પણ ફરવું પણ સારામાં સારું બહાર ફરવા જાવ પાંચથી સાત કિલોમીટર ફરવું ત્રીજું ફરવા જાવ ત્યારે એકાદ કોઈક સ્મશાન હોય ને એની બાજુમાંથી ખાસ પસાર થવું અને ત્યાં થોડી વાર ઉભું રહેવું અને વિચારવાનું કે મરવાનું નક્કી છે હારે કઈ આવવાનું નથી આ જે આમાં હુઈ ગયા કે બળી ગયા એ કોઈ હારે લઈ ગયા નથી આ એક મિનિટ ત્યારે ઉભો રહીને વિચાર કરવાનો આ ત્રીજો મુદ્દો ચોથો મુદ્દો ત્યાં ઉભા રહીને વિચારવાનું કે આમાં જે બળી ગયા કે દટાઈ ગયા એ બહુ કાબ્યલ હતા હોશિયાર હતા ધનપતિ હતા ચતુર હતા કુશળ હતા એવાય પણ છે એ વયા ગયા ચાલ્યા ગયા તો ચાલે છે કોઈના વગર કઈ અટકતું નથી હું ચાલો જઈશ તો અટકવાનું નથી અને પાંચમી બાબત કે આજુબાજુ કોઈ દેવ મંદિર હોય ત્યાં રોજ દર્શને જવું ત્યાં બેસવું ઠાકોરજીના દર્શન કરવા અને એક જ વાત વિચારવાની આ મારા પ્રભુ સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી આ પાંચ બાબત જીવનમાં રાખે એટલે ગ્રહસ્થાશ્રમમાં સંન્યાસ કરવા જેવો છે પણ અત્યારે ઊંધો થાય છે જંગલમાં ભાગી જાય તો સુખ નો થાય વૈરાગ્ય ભાવ એટલે શિવજીને શું કેવાયું છે શિવજીને સ્મશાન પ્રિય છે સ્મશાન અર્થ શું છે એ ભાવથી રેવાનું એ સુખી સોક્રેટીસે એક વડીલને પૂછ્યું કે તમારી ઉંમર થઈ બધું છું આમ પણ તમે જ્યારે જોવો ત્યારે પ્રસન્ન બહુ છો તો તમારી પ્રસન્નતાનું રહસ્ય શું છે પહેલાં કીધું હું નિવૃત્ત છું રિટાયર્ડ છું સોક્રેટિસ કે રિટાયર્ડ તો ઘણા હોય નિવૃત્ત તો ઘણા જોયા છે પણ આટલી પ્રસન્નતા આટલો પ્રસન્નતાનો ચામ મેં બીજે જોયો નથી આટલી ખુશમિજાજીનું રહસ્ય શું છે હું ખરેખર નિવૃત્તિમાં ખરેખર નિવૃત્ત થઈને જીવું છું સમજાવો સમજવાનું એટલું જ છે હું ઘરમાં રહું છું પણ હું ક્યારે વણ માગી સલાહ દેતો નથી કુટુંબમાં કોઈને બહુ જ્યારે કે મને કોઈ સલાહ મારા છોકરા કે કોઈ પરિવારમાં પૂછે તો જ હું સલાહ દઉં છું જાણ જો સાંભળજો પૂછે તો સલાહ દઉં છું અને એ સલાહ દીધા પછી પણ એ જ પ્રમાણે એ લોકો કરે એવો હું આગ્રહ રાખતો નથી એનાથી ઉલટું કરે તો પણ હું નાખુશ થતો નથી અને એમ શાંતિથી બધું જોઈએ રાખું છું બીજું ઘરમાં જે રસોઈ બને એને ભિક્ષાભાવથી જમી લઉં છું ક્યારે રસોઈને માટે ટકટક કરતો નથી ત્રીજું કે મારું કામ હું જાતે કરી લઉં છું પીવાનું પાણી પણ હું પરિવાર પાસે કોઈની પાસે માગતો નથી અને ચોથું જે સમય મળે એમાં ધર્મગ્રંથો વાંચું મનન ચિંતન કરું જેમ ઓટોમેટિક ઘડિયાળા ટક ટક કરી હજી શરીર હાલે છે કર હાલે છે ટકોરો ના કરીએ ટેકો ના કરીએ તો હું પણ ઓલા બધા એમ કે છે આખા અમદાવાદ માં ગમે ત્યાં કથા બેસીને પત્રિકા હેઠળ આવે ને તો ડોહાને વંચ આવે જો બેઠી છે તોય જાય નહીં ઘરમાં બેસી રે કુકડી ઈંડા છે શું વાંધો ન જાય અને બકબક કરે નાખે દુઃખ નું કારણ છે ખરેખર નિવૃત્ત થઈ જવું અરે સીધી સાધી વાત છે ને અત્યારે તમે સુટેડ બુટેડ વાળ કટેડા બધા બેઠા છો સજ્જ થઈને ઓફિસે મદારી પહેરે એવી લુંગી મને એક જાણ હોય આ મદ્રાસ ને ચેન્નાઈ કેમ નામ કરી નાખ્યું મેં કીધું એ લોકો શું પહેર્યા લુંગી એમાં ચેન હોય ચેન નાય એટલે ચેન નાય એવી મદરાસી મદારી લુંગી તમે પહેરો સાવ હળવા થઈ જાવ ત્યારે તમને રિલેક્શન થાય ઉતારી નાખીએ ત્યારે પડોજણ છે એને બધી ઉતારી નાખીએ ત્યારે જ નિરાશ બિલકુલ સીધી સાધી વાત છે પણ આપણે ગળે ઉતરતી નથી એક જણા ત્યાં વીસ વર્ષે દીકરાનો જન્મ થયો ભગવાન બહુ માનતા રાખી છે વીસ વર્ષે દીકરો જન્મ પણ ખુશ નો થયો રડે જ રાખે છોકરો તો રડે પણ આ રડે હવે આટલી સાદી સમજણ નો સુખી કેમ કરી શકો સીધું સાદું છે કે પછી આ ઉતારી નાખે તો સુખ થાય છે બાકી સુખ થતું નથી એ વૈરાગ્ય ભાવ છે પણ વૈરાગ્યની કસોટી ક્યાં છે જયારે વિષય ભોગ મળે ત્યારે તમારે ઘરમાં સાધન સંપત્તિ હોય નહીં ખાવાના ફાપા હોય રોટલો મરચું ખાતા હોય ઘરમાં કઈ હોય નહીં તો તમે વૈરાગ ભાવ જ છે પરમ ફકીર પણ ધીમે ધીમે કદાચ કઈ શેર બજારનું હરકું થઈ ગયું કે લોટરી લાગી કઈ પણ લાગ્યો અને એમાં જો પછી સાધન સંપત્તિ આવવા માંડે સુખ સમૃદ્ધિ આવવા મળે છતાં લીધે આવ્યું હોય ઘરમાં પછી બધા સાચવા માંડે ને દાદા દાદા પપ્પા પપ્પા કરવા માંડે પછી ખબર પડે વૈરાગ ભાવ કેટલો છે એ વગર ખબર ન પડે એક સાધુ ગામડે ગામડે ફરે બઉ મજાની વાતથી સાંભળો ગામડે ગામડે ફરે અને ગામમાં એક જ આહલેખ નાખે હે કહી કબ્રસ્તાન મુર્દા દફન કરનાર હે કવિ કહી કબ્રસ્તાન મુર્દા દફન કરનાર અરે બાબા કે ગામમાં સ્મશાન થોડું હોય મારે સ્મશાન બતાવીએ તો એ શ્માન નહીં એ કબ્રસ્તાન નહીં મમતા ગઈ હોય જેની ઈચ્છાઓ સળગી ગઈ હોય જેની વાસના સળગી ગઈ હોય એવો કોઈ ગ્રહસ્થ ઘર છે તો એ મુર્દા દફન કરના હે મતલબ એ સાધુ કેવો છે કે જેની મમતા દેહભાવ ઈચ્છા એ બધી મરી ગઈ છે મારે રોકાવું છે ત્યાં સાધુ મૂળદા ભાવમાં જીવતો છે ને હે કહી કબ્રસ્તાન પણ આવી કોઈ ભાષા ગુડ ભાષા કોઈ સમજે નહી એટલે કોઈ એની કઈ ઈચ્છા પૂરી કરી શકે નહીં એમાં એક ગામમાં ગયા છે એમાં એના જેવો સમજદાર માણસ ગ્રહસ્થ પણ સમજદાર આ બાબાની આહલેખ સાંભળી તરત સમજી ગયો શું પૂછે છે એટલે આવીને કીધું આઈયે બાબા ય કબ્રસ્તાન હે સાધુ અંદર ગયા લાગ્યું કે ના ઠીક છે એક ઘર હતું આપી દીધું સાધુ બેસી ગયા ભોજન પાન મળે સુખે પોતાની ભજન ક્રિયા કરી રાખે સાધુ જોઈએ રાખે હવે ખરેખર સ્મશાનમાં રહે એવો નો ગ્રહ સંસ્થાન દિવસો ને મહિનાઓ જાય છે સુખરૂપ એમાં એક આ પરિવાર ક્યાંક કોઈ કામ પ્રસંગે વ્યવહાર માટે બાળ ગયા સાધુ એકલો એમાં રાત્રે ચોર આવ્યા અને ચોર લોકોએ એનું બધું તોડીને એમાંથી સોના ચાની રોકડ રકમનું બધું પોટલું વાળ્યું સાધું જુએ સાધુને થઈ ગયું કે જેને આટલો આશ્રય આપ્યો અત્યારે કોઈ હાજર છે નહીં આ બધું એનું માલ મીક ચોરી જાય છે આપણે બીજું સાધુને દાવે પણ કરી પણ ના શકીએ પણ એને એક આઈડિયા લગાવ્યો એટલે ચૂપચાપ જોયું બોલ્યા નહીં ચોરને ખબર નહીં અહીં સાધુ બેઠો છે પોટલું વાળીને ચોર નીકળી ગયા બિલ્લી પગેની પાછળ પાછળ ભાડે એમ ચાલે અને આ ક્યાં જાય છે એનું જો એડ્રેસ મળી જાય તો માલસામાન મળી જશે ચોર લોકો તો જંગલમાં ગયા એમાં અવાવરું કુવા જેવું જોયું થોડો વીસેક ફૂટ જેટલો ઊંડો એ ખાડામાં પોટલું નાખી ચોર લોકો પછી નીકળી ગયા કે હમણાં તો કદાચ પાછળ આવે તપાસ આવે ને પકડાઈ નિરાય પછી આ માલ ને હગે ભગે કરશું અને ચોર નીકળી ગયા પછી સાધુ ને કે હવે આ જંગલમાં જડે કે એટલે પોતાનું ભગવું વસ્ત્ર હતું ને એને લીરિયો કરી કરી ચીરિયો કરી કરીને ઝાડવે બાંધતા બાંધતા પાછા નિશાની રૂપે ઘરે આવીને સુઈ ગયા એટલે પાછું રિટર્ન જવું હોય તો આધારે જડી જાય પેલા લોકો સવારે આવ્યા એમણે જોયું ઘરમાં ચોરી થઈ છે બધું જતું રહ્યું છે પણ એ લોકો એની રીતે કામમાં પ્રવૃત્તિ થઈ ગયા સાધુ ન થયું પૂછતા નથી ખબર નહીં હોય શું હશે એટલે પછી પેલા ગ્રહસ્થ પૂછ્યું બોલાવ્યા કે ભાઈ તમારા ઘરમાં ચોરી થઈ થઈ તમને ખ્યાલ તો છે ને તો કે હા બાબા ખબર છે ચોરી થઈ છે પણ હવે જે થઈ ગયું છે ગતે શોખો નો જે ગયું એનો શોખ શું કરવાનું હોય અને આમાં ચોરી થઈને લોકો લઈ ગયા છે તેમાં આપણે બીજું કરીએ શું શકવાના છે એટલે ગયું તો ગયું સાધુ કે નઈ મારી પાછળ પાછળ ચાલ એની પાછળ પાછળ ચાલ્યા ચિત્રિયો જોતા જોતા ચાલુ કુવા પાસે આવ્યા પેલા સાધુ કઈ જો આ તારો માલ પેલા જોયું પોતાનું પોટલું ઓળખ્યું કપડું ઓળખ્યું હા છે બરાબર છે બરાબર છે ઉતરી લઈ લે પેલો કે કઈ લેવું નથી હવે શું એક જે જતું પછી એને શું લેવું અને બિચારા ચોર મહેનત કરીને લઈ ગયા છે બે ત્રણ દિવસ પછી આવશે નહીં મળે તો બિચારા એને દુઃખ થશે ને તો કોઈને દુઃખ થાય આપણે શું કામ કરવું અને એને જરૂર હશે ત્યારે લેવા આવ્યા છે દિવસે કમાઈ રાતે નીકળ્યા છે કંઈક જોઈતું થશે આપણે કઈ હવે ભલે પડ્યું ચાલો આપણે હવે જતા રહીએ આવ્યા પાછા સાધુની અકળામણ થાય ખેંભવા તો ગજબ કહેવાય એટલે પછી એટલે ગ્રહસ્થ કીધું બાબા બેસો ઘરે આવી બેઠા પછી પેલા ગ્રહસ છે એક અણીયાલો કર્યો ભાવ પ્રતિભાવ આ સોનું છે આ ચાંદી છે આ મારો છે તારો છે એવું મળદા કોઈ ભાવ હોય ખરો ન હોય મને એક જવાબ આપો મુર્દા જૂઠા કે કબ્રસ્તાન જુઠ્ઠા અને પેલો સાધુ ચમક્યો ભાઈ મુર્બ્રસ્તા સાધુ પોતાની જોડી ઉપાડી જંગલમાં કોઈ મમતા નથી અને પેલા સાધુને ધીમે ધીમે સેવા થઈ તો ગ્રહસ્થમાં મમતા બંધાણી દેહભાવ મર્યો તોય પાંગર્યો સોના ચાંદીના ભાવ જાગ્યા આ ક્યારે બધું મળ્યું ત્યારે વૈરાગ્યુ તમને લાગે આપણા શ્રીજી મહારાજ સાધુઓ ગામડે ફરતા ભીક્ષા માગતા અપમાન થતા માર પડતા રહેવાના ઠેકાણા નહોતા ત્યારે સાધુઓનો વૈરાગ્ય ધુમાડે હતો પછી ધીમે ધીમે સ્થાન થયા ખાવા પીવાની સગવડતાઓ વધી રોજ પૂજા પ્રતિષ્ઠાન પધરામણીઓ વધી એટલે ધીમે ધીમે વૈરાગ ક્યાંય ગયો એ ખબર પડતી નથી આમાં અમારો વાક નથી આ પરિસ્થિતિ વૈરાગી આમાં રાખનારા વૈરાગ રાખનારા રાખે છે પણ કસોટી અહીંયા છે બધું મળે ને ગુણાદિત રોજ બરફી માટલા આવે પછી કોણ ખાધા વગર કોણ રે એવું જ છે આ રોજ પછી સાધુ ધોકાથી રોજ શિરામણ થતા આપણને પાંચસો દંડો જ થતા હોય મારે ત્યાં આવો પગલા કરી જાઓ અરે પગલા હું ઘર દેતો હોય તો વૈરાગ્યની કસોટી આ બધું મળે ત્યારે હવે બીજો મુદ્દો છે કે સમજણ ની કસોટી આપતકાળ એટલે કે દુખ આવી પડે ત્યારે છે સમજણની બધા વિદ્વાન હોય કોઈનો છોકરો મરી જાય ત્યારે હાઉ કહેતા હોય છે ને ભાઈ એક તો બધા જવાનો જ છે પણ એનો ગુજરી જાય ત્યારે તરત આમ હોય કે તો ભાઈ તમારો નથી ગયો એટલે એમ જ થાય બાપાઈ કઈ ચિંતા કરવા જેવું ના હોય આ તો મારે પગે છે ચિંતા મને થાય ને સમજણ દુખ ખબર પડે એ વગર પડે નહી શ્રીજી મહારાજે કહ્યું કે થોડુંક જ દાદા ખાળને આપ દાદા ખાંચાને આપતકાળ જેવું આવ્યું તો જેને જેવું અંતકરણ હશે સૌને જણાશે એ આપતકાળ કયો માંડીને વાત કરું તો ગરડાદા ગરડા એમાં બે ભાઈઓ એભલ બાપુ અને જીવા બાપુ સગ્ગા ભાઈઓ બેય છ છ ગામનો ગ્રાસ કુલ ગામ છ ગામ જીવા છ ગામ એબલબાપુના એબલબાપુને પાંચ સંતાન ચાર દીકરીઓ જીવુબા લાડુબા નાનું બા પાંચુબા એક દીકરો જેનું નામ દાદા ખાચર આ પાંચ સંતાનોનો પરિવાર યભલબાપુના દરબારગઢમાં શ્રીજી મહારાજને ઉતારા સોમત અઢારસો સિત્તેરમાં અક્ષરવાસી થયા એટલે કે દેહ મૂક્યો પણ દેહ મૂકતી વખતે એણે શ્રીજી મહારાજને કહ્યું જોજો આવા કેવા મૃત્યુ ધન્ય છે શ્રીજી મહારાજને પાછે બેઠા છે પાંચે સંતાનો બાજુમાં બેઠા છે એબલ બાપુ શ્રીજી મહારાજને કે છે મહારાજ આ મારું સગડું છે તમારું જાણજો તમારું ઘર જાણજો અને તમે સુખે ત્યાં રહેજો અને એક અમારા પાંચે સંતાનો હાથ હું તમને આજથી સોંપું છું શ્રીજી મહારાજે કહ્યું કે દરબાર જરાય ચિંતા કરતા નહીં એક પરબ્રહ્મ જયારે કહેતા હોય કે જરાય ચિંતા કરતા નહીં આના જેવા ટાઢા શેરડા કોને પડે અને આવું મૃત્યુ ભગવાનના હાથમાં સંતાનોને સોંપીને જવાનું એબલ સુખે દેહનો ત્યાગ કરે પછી શ્રીજી મહારાજ એબલ બાપુ નું કારજ કર્યું બાપ છે શ્રીજી મહારાજ બધું આગળ રહી હેબલ બાપુ નું કારજ કર્યું ઉત્તર ક્રિયા વગેરે એ કારજમાં ભોજન કરાવવાની જ્ઞાતિ આખી પરજ દરબારો નોતરી એટલે વાળા ખાચર અને ખુમાણ એ આખી એની પરજ ગણાય એ બધાને નોતરેલા દાદા ખાચરના ત્યાં એબલ બાપુના કારજમાં એમાં જોગીદાસ ખુમાન વાળા ને ખુમાન ખુમાન પણ આવેલા ત્યારે મહારાજ પાસે બેઠેલા અને શ્રીજી મહારાજે પહેલો જોગીદાસ ખુમારને એક પરસ્થિતિ ઉપર સેજ વિકાર થયોનો આંખમાં મરચું ચટણી ચીલી પાવડર આંજેલો એ પ્રસંગ બિરદાવીને મહારાજે જોગીદાસ ખુમારની પીઠ થાબડેલી વાહ તમે તમારી માયે નામ પાડેલું સાર્થક કર્યું તું જોગીઓનો દાસ છો એવી સરસ મજાની પ્રસંગ ઘટના ધામધૂમથી કારજ થયું દિવસો ગયા શ્રીજી મહારાજ દાદાના દરબારમાં રહે છે પાંચસો પરમવંશોના ઉતારા થાય છે અનેક પ્રકારના ઉત્સવો થાય છે સત્સંગ અને ભક્તિની છોડો જામે છે દેશ વિદેશમાં શ્રીજી મહારાજનું ઐશ્વર્યની કીર્તિઓ ગવાય છે સાથે સાથે દાદા પણ કીર્તિ ગવાય છે ગવાય એ પેલા જીવા બાપુ સહન ન થાય એને ઈર્ષા એ ખટકે એક દાદો જ ભગત હું નહીં વાત એ સાચી જીવા બાપુ છે એ પણ પોતાના દરબારમાં દોઢસો દોઢસો કરાવે પાંચસો પાંચો સંતો રસોઈ કરીને જમાડે શ્રીજી મહારાજ ખુદ ને કેટલા દિવસ સુધી રાખે સેવા કરે અને શ્રીજી મહારાજ ગરડામાં હોય ત્યાં સુધી જીવા બાપુ નો કે શ્રીજી મહારાજ દર્શન કર્યા વગર અનાજનો કણિકો તો નહીં પણ મોઢામાં પાણીનું બુંદ પણ ન મૂકવું આવી જીવા ટેક પણ શ્રીજી મહારાજને ભગવાન જાણે તો પણ દાદા ખાચર સાથે ઈર્ષા કે દાદાનું નામ ગવાય એ એકલો જ ભગત એટલે માટે શું કરે જેમ દાદાનું ખોટું દેખાય જેમ નુકસાની આવે જેમ હેરાન થાય એટલા બધા પ્રયાસો કરે ભાવનગરમાં ભાયાતોમાં એની બહુ ઓળખાણ બોલે બહુ ડાયા એટલે જ્યાં જઈને ભાવનગરમાં બધે ભરાવે દાદા ખાચરના પાકેલા અનાજના ખડાના ઢગલા ઉપર ચોકીદા મુકાવી દે ભાવનગરથી અનાજનો કણિકો ઘરમાં આવવા ના દે એવું કરે બદલીવાળા ભાણખરને ચડાવે વાવેલા ખેતરને છીનભીન કરાવી નાખે રામપરા અનાજનો દાણો આવવા ના દે ગેવી કાનફટો મારા મારવાડી બાવો આવ્યો તો હારે એમની સાથે દોઢસો બસો મારવાડી તલવારબંધ માણસો એના સાથે મળીને દાદાના દરબાર ઉપર હુમલો કરાવ્યો ગોપીનાથજીનું મંદિર ચણાતું હતું તો ભાવનગરમાં જઈને રાવ કરી કે ત્યાં દારૂ ગોળો ભરવાનો મોટો ગોળો ગુંબજ બનાવે છે એટલે તમે રોકો એ પણ એને રોકાવેલું જેટલું થાય એટલું કરતા પણ શ્રીજી મહારાજ કોઈ ને કોઈ રસ્તો કાઢી લેતા પણ એક ઈર્ષા અને બીજું એને લોભ ને લાલચ કે દાદુ તો છોકરું છે એટલે જો એના છ ગામ મને મળી જાય તો બાર ગામનો હું સુવાંગ ધણી થઈ જાઉં હા એકલો હું આમ ધણી બાર ગામનો ઠં એને મનમાં કોળ એટલે આ આડા એક શ્રીજી મહારાજ આવે છે એ એને કાંઈ આમ હાથમાં આવવા નથી દેતા એટલે એકવાર ભગવાન જેને માને છે એનો વિચાર કર્યો કે શ્રીજી મહારાજને જો પતાવી દીધા હોય ને તો મારું કામ થઈ જાય આ હા હા હા આ લોભ અને ઈર્ષાભાઈ શું કરાવે અને ખરેખર બુઢા દાદલ નામનો એક નોકર ચાકર જેવો માણસ એમના ત્યાં પાથર પાયરો પાથરો રહીએ એને કીધું તને બે હાથી જમીન દઈશ બળદગાડું આપીશ અને તું આ છે જાજરૂમાં શ્રીજી મહારાજના જાજરૂમાં ઊભો રહી જાય રાઈ અને હવારે આવે એટલે બે ટુકડા કરી નાખીએ તને બધી હું જમીન જાહેદાદ આપીશ અને બુઢો દાદલ ભીણું માની ગયો અને જેવા બાપુ તલવાર લઈ જાજરૂમાં આખી રાઈત પહોંચાડો સવાર પડ્યો એટલે ભગુજી ને બોલાવ્યો એ આવો જરા ખાનસ લઈને આ જોજરુમાં એમને પેશાબ ચાલુ થઈ ગયો અરે ભગુજી જ્યાં જાલે જેવો ઘા કરો ફૂટબોલ દડો જાય એમ વીસ ફૂટ ઉલલી પડ્યો તલવાર પડી ગઈ મારા મારવા દોડ્યા મારે ગયા હા હા હા હા ભગુજી મારશો નહીં તલવાર લઈ ગયો જીવો બુઢો દાદલ ભાગુ ગયો તલવાર લઈ લીધી મારા નાય તો નીતિવિધિ પતાવી પોતે લીમડા નીચે પાછી સભા કરી તલવાર પગ નીચે ગાદી નીચે મૂકી જીવ આપવાનું નિમ પાછું દર્શન કર્યા વગર ખાવું પીવું નહીં અલ આવ્યા પાછા અને ડેલીથી કરે ભણ્યો મારો આંખોના તારા ભણ્યો મારો સહજાનંદ પ્રભુ ભણ્યો મારો પ્રાણ આધાર ભણ્યો મારો વાલીમઉ બણો મારો અન્નદાતા હવે એમ કરતા કરતા આવીને ધંધા કરો છો પૂજો છો માથા કાપવા ધંધા કરો છો જાજરી ની અંદર બુઢા દાદલ ને રાખો છો ને માથા કાપવાના અરે મહારાજ હું હું કોઈને મરવાની વાત કરું મારું નામ જ જીવો કોઈને મર ના અને ભેણું તમે મારો પરભુ અને મારા પરભુને હું મારવાનો મનખ્યો કરું અહો મારો જીભ કેમ ખરી ન પડે મહારાજ કે આ તલવાર કોની છે મહારાજ એ તો ખીલીએ પડી છે બુઢો દાદર લઈને ભાગવ આવ્યો હોય કે મહારાજ કહે છે કઈ રાખો દરવાજ તલવાર જા આવા કેટલાય ખેલ નાખેલા પણ એક ખેલ એમણે જે નાખ્યો એ પ્રસંગ આપણે કેવો છે ગઢડાની બાજુમાં માંડવધાર એમાં જેઠામણ અને મેરામન નામના બે ભયંકર ગોવાળિયાઓ હેવા વિકરણ અને એ એની ધાક ધમકી માથાભારે માણસ વિકરાળ વાઘ જેવી એની આંખ્યો હાથીની હુંડ જેવી જેની ભૂજાવો પાડાના કાંધ જેવી જેની ડોક ગાંડી ગેંડાના જે છાતી જેવી જેની છાતી અને કટારો ધારધાર લટકાવી હોય વળવાળી એવી એની મૂછ્યોના થોભિયા લીંબુ બેતણ હલવાઈ ગયા તો અઠવાડિયે નીકળે નહીં એવા થોભિયા હાથ ગોટ ઊંચા હાથમાં નાળિયે છોતલા હોતા લઈને આમ દબાવે તો એના છોતાં કાઢી નાખે હાલે તો ધરણી ધમધમે અને ત્રાળ પાડે તો હાવ નામનું પ્રાણી પણ પૂંછડું દબાવીને ભાગી જાય આવા જેઠામણને મેરા હવે એને હાથ ઉપર જવાબ આપો એ લીધા એ ક્યાં માંડવધા દાદા નું છે તો તમે અહીંયા રહ્યો છો તમે એનું પડાવી લો તો કે એ કેમ થાય તો કે હું તમને યુક્તિ બતાવું તમે છે ને તમારી જેવા વીણી વીણી બસો માણસો ભેળા કરો અને પછી હું લાગ કહું એટલે સંકેત કરું ત્યારે લાગ જોઈને હુમલો કરો દાદા ખાચરને પકડી લ્યો અને દાદા ખાચરનું ગઢડું લે અને દાદા દરબારમાં સોના ચાંદી રોકડ રકમની લૂંટ ચલાવો મિલકત મળી જાય માંડોધાર તમને મળી જાય આટલું કામ કરવામાં તમારે શું વાંધો છે ઓ કે કરવા જેવું છે પણ જો એમાં બદલીવાળા ભાણ જો હારે ભેળવો તો કામ પતિ સમજો એટલે થોડા એની પાસે પણ કંટા માણસો આપણને મળી જાય અને કામ થઈ જાય અડધું માંડવધાર ભાણખાચરનું અડધું જેઠામણ મેરા તારું એ વાત હાજરી એ રીતે નક્કી થયું અને વીણી વીણી માણસો ભેળા કરવાના છે અને લાગ જોઈને હલ્લો કરવાનો છે એટલે ખબર પડવી ન જોઈએ પણ કે માણસ ભેળો તો ખબર તો પડી જાય ને એટલે જીવો બાબુ કે એમ કરો તમે માતાજીનો માંડવો રોપો એટલે પછી તમે ધડભડાટી બોલાવો દાદાને પકડી લ્યો ગરા લૂંટી લ્યો અને માંડો ત્યા વાગવા માતાજી માંડવા રોપા માણસો એક ને બીજાને ભટકા ના રીએ આવા માણસો દોઢસો બસો મેળા ડાકલા ડાક ડમ ડહાક ડમ ડમ ડહન એવા ભૂવા બધા ધૂણે ધૂધ કાર્યો મારે અને માણસો ભેળા થાય ભાઈ પણ એમાં એક દિવસ જેઠાવણ મેરાવન ગોવાળી કીધું જેવા બાપુ આપડે આ બધું કર્યું તો સહી પણ સ્વામિનારાયણ જ્યાં સુધી ગરડામાં છે ત્યાં સુધી કઈ થાય નહી હો એ ઓલા જેઠામાં મેરા મને ખબર છે હું જ એવું કઈક સ્વામી નારાયણ ને કરીશ કહીશ એટલે આમ ઈશારો કરો ને એટલે તૂટી પડો હા એ માથા જય કાલે કલકત્તા વાલી તારી ખેપ ને જાય ખાલી જય માતાજી જય માતાજી જય માતાજી જાય બહુચર માત પી જય તંભાઈ માત પી जीव जाने करू न कर दूजो कोई पण आधर आधर आधमच रहे मारो हरि करे सो હવે આ રીતનો અહીંયા માહોલ છે માંડોધારમાં અને ગઢડામાં માહોલ શું છે ત્યાં ચૈત્રી રામનમ નો પૂરો થયો છે દેશ દેશાવરતી હર હજારોની સંખ્યામાં આવ્યા થી બધા ઉત્સવ કરીને વ્યાઈ ગયા છે સાધુઓને સંત પાંચસો પરમાનસો આવ્યા એ બધા બધા વિખરાઈ ગયા છે થોડા ઘણા સંતો ત્યાં રોકાણ છે એ કોણ કોણ રોકાણા છે ગોપાલન સાય મુક્તાન સ્વામી ગોપાલ સાય સુનંદ સ્વામી જેવા સંતો રોકાણા છે એના પ્રશ્નો તમે આ પ્રથમના અડસઠ થી માંડીના ચુમોતેર વચરામત સુધી જોશો તો એ સંતોના પ્રશ્નો છે બ્રહ્માનંદ સ્વામી ત્યારે સુરતમાં મુનિ બાબા પાસે ગયા છે એને સત્સંગી કરવા આ એ બ્રહ્માનંદ સ્વામી નથી આ પ્રસંગે જો બ્રહ્માનંદ સ્વામી હોત નતો તો ઓર મજા પડી જત પણ એ હાજર નહોતા આ ગોપાલનંદ સામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુખાનંદ સ્વામી બધા બ્રાહ્મણિયા સાધુ બધા હતા અને પચાસ સાઠ હરિભક્તો હતા તમે જોવો તો તેરમું વચરામર છે એમાં મહારાજે લખ્યું છે જસકાના જીવાભાઈ રોજકાના કાકાભાઈ સોમલા ખાચર માત્રાધાધલ અડસઠ થી માંડી ચુમોતેર વચનામ સુધી એવા બધા હરિભક્તો પ્રશ્નો છે એટલે આ બધો અહીંયા માહોલ એવો પચાસ સાઠ હરિભક્તો થોડા ગણા સંતો શ્રીજી મહારાજ સભા ભરે અને સરસ મજાની જ્ઞાન વાર્તા કરે મહારાજ ને કીધું મહારાજ માંડવ ધારમાં કઈક દગો થાય અને આવું આવું કઈક રંધાય છે ત્યાં તો સુરા કતર ઉભા થઈ ગયા કોણ છે એની માનવ ખાતી હોય અલૈયા ખાચર સોમલા ખાચર મળ્યા બધા લાલ છોલ ત્રાંબિયા જેવા થઈ ગયા આંખીઓના ટસિયો ગયા મારી ભારે મૂકી દોરે કામ કોણ છે એવો કહેતા દાદાને આંગળી અડાડે મહારાજ કે હાઉં બાપલિયા હાઉ ધીર્યો હજી તો વાત લઈને આવ્યા છે ત્યાં તપી ગયા હેઠા ભાઈ જાઓ હેઠા ભાઈ જાઓ અત્યારે હવે તમે બધા આગા થઈ જાઓ મારે એકલા બેસવું પડશે બધા બીજા જાઓ મહારાજ એકલા બેઠા લાધા ઠક્કર કીધું અહીંયા આવો મહારાજ જીવા બાપુ બોલાવો મારે ને ખબર આ બધો એનો ખેલ હોય જીવા બાપુ આવ્યા પાકડું હું છું કરતા કરતા હવે ભેડ્યું મહારાજ બોલો બાપુ આ માંડવધારમાં જેઠામ ને મેરા આ બધું હું ઉપાડો લીધો છે આ માંડવધાર પડાવી લેવું છે ગરડા ઉપર હુલ્લો કરવો છે દાદાને પકડી લેવો છે એનો દરબાર ઘર લૂંટવો છે મહારાજ હું તો કાંઈ જાણું નહીં ભલું મારું ઘર ને ભલું મારું કામ હું કાંઈ જાણું નહીં મારા ઝીણી આખી આમ જોઈ રહ્યા કંઈ જાણું નહીં કાંઈ જાણું નહીં પણ મહારાજ જેવા બાપુ કે મહારાજ હું એટલું જાણું છું જો જઠામણ મેરામણ ગોવાળીઓ અહીંયા કાંઈક કરવાનો હોય તો માંડવધાર છે ને જતું કરવું જોઈએ એને બતાવવા જેવા નહીં એક ગામ ઓછું મોવું એક ગામ સુખે ભજન તો થાય મહારાજ કે હા મનમાં મનમાં મહારાજ કે મારે તો દાદાનું ભજન એ જ ભજન છે જીવા બાપુ જીવા બાપુ તમે ભૂલ ખાવ છો પણ મહારાજ કંઈ બોલ્યા નહીં હા બીજું બીજું હું મારે જે એ જેઠામણ મેરા મન છે ને એને દાદા કરતાં તમારી આંટી વધારે છે એટલે તમે જો અહીંયા હો તો જ હલ્લો કરે અને અહીંયા મારે તમારે લીધે હલ્લો થાય અને નકામાં નિર્દોષના કેટલાયના માથા કપાઈ જાય એના કરતાં હું તમને સલાહ દઉં છું કે તમે આઘા પાછા થઈ જાઓ તો ગરડા ઉપર હલ્લો ન થાય ગરડું બચી જાય આ બેન દીકરીઓ છે એનું બધું સલામત રહી જાય આ સંપત્તિ સલામત રહી જાય અને માંડોધાર ને શું આપણે આપણે ક્યાં બીજું ઓછું છે ભેણું ભાઈ તમે ભગવાન છો ખાવા પીવાની કઈ કટ છે મહારાજ કે દરબાર ઈ સાચી સલાહ દીધી અમારા લીધે જો હુમલો થાય નિર્દોષ લોકોના માથા કપાય અમારે વેર હોય અમારા જવાથી જો શાંતિ થતી હોય તો અમે અત્યારે નીકળી જાય અને જેવા બાપુ થઈ ગયું હું આંકડે માખ્યું વિનાનું श्रीजी महाराज घड़े पल की खबर नई न करे काल की बात आ जीव उ तो जमडा फिरे जेम तेतर तार बात આ એ મહારાજ તમે ભાઈ વૈયા જાવ ને તો ગરડો સલામત રહી જાય દાદો સલામત રહી જાય મનમાં મનમાં કે હું સલામત રહી જાઉં મહારાજ કીધું અમે ભયા જઈશ ચાલો કેટલો ભગવાન સરળ છે અમે ભયા જાય એ નાજા જગ્યા બળદ લાવો કરીમ ભગતને બોલાવો કરીમ ભગત ગાડું હાંકવા બેસે અને તું અમારી વાહ ગાડામાં હાલ્યા આપણે ત્રણ જણા ચોથો કોઈ નહીં ચૂપ ચાપ નીકળી જવું છે અહીંથી જીવા બાપુ ક્યાં તો બહુ કરી એટલું બધું સરળ થશે એ તો મને ખબર નતી અરે જાય એમાં ત્રણ બેનો આ બધી બેનો અને જેવું બા દાદા ખાચર ને ખબર પડી કે મહારાજ જાય છે દોડતા મહારાજ પાસે આવ્યા બેનો છે એ બધા દૂરથી જોધાર આંસુએ રડે દાદા ખાચર છાતી વીટીને રોડે મહારાજ બધું અમારું લૂંટાઈ જાય તો લૂંટાઈ જવા ગયો મહારાજ તમે સંપત્તિ અમારી સરવસ્વત તમે છો તમે અહીંથી ક્ષણ માત્ર આઘાત આવો એ અમારા માટે અસહ્ય છે માટે તમે પ્રભુ ન જાઓ તમે રહ્યો એટલે અમારા બધું જ છે અને બધું રિયન તમે જતા હો અમારી પાસે કાંઈ રહેતું નથી તમે અમારી મૂડી છો મહારાજ જશો નહીં દાદા ખાચા ચોભાટ આંસુએ રડે છે મહારાજ ભેટી પડ્યા દાદાને પોતાના હાથે દાદાના આંખના આંસુ લૂછા મહારાજ બોલતા જાય છે ધીમે ધીમે દાદો હિબકા ભરે છે મહારાજ કે દાદા સંકટ આવ્યું છે એટલે જાવું પડે છે જરાય કોચવા માં રાજી થઈને રજા આપો જરાય દુઃખી ન થાવ પણ હિંમત કેમ રહે પછી છેલ્લે મહારાજ એમ બોલા આટલા બધા બેનોને ભાઈઓ દાદા શું કામ કોચવા છો સંકટ છે એટલે જાઉં છું પણ ક્યાં કાંઈમ જાઉં છું વળી પાછો આવી વળી પાછો આવી છે એમ કીધું એટલે જીવમાં જીવ આવ્યો અને ધીરજ ધારી જાવ એમ તો ન બોલી શક્યા પણ આંખ ને આંસુઓ લૂછી હાથ જોડીને ઉભા રહ્યા અને અનુમતી સમજીને મહારાજ બળદગાડામાં બેઠા પાછળ પાછળ નાજા જોગીયા કરીમભાઈ ગાડું આંકવા બેઠા પણ બધા લોકો થોડા મહારાજને વળાવવા માટે જવું જોઈએ સાંજ પડું પડું થઈ ગઈ છે બળદગાડું દાદાના દરબામાંથી બહાર નીકળ્યું જીવા બાપુને ખબર પડી એટલે જીવા બાપુ પણ વળાવવા માટે આવ્યા એ વળાવવાનો ભાવ નહીં પણ આ મહારાજ ક્યાં જાય છે એની બાતમી માટે પાછળ પાછળ હાલે કે ગામ જાય છે કેટલે છેટે પહોંચે છે એટલે જેવા બાપુ પણ વળાવા આવ્યા બધા ગામના ખેતરો શરૂ થયા બાજુ ગાડું રાધાબાઉ બાજુ એ બાજુ ગાડું અંધારું થવા માંડ્યું બળુદ ગાડું ઉભું રાખીને ગામ લોકો ના બધા વડાવા આવ્યા એમને કીધું હવે તમે બધા પાછા વળો અંધારું થવા માંડ્યું છે પાછા વળી જાઓ એટલે જેવા પૂછી બેઠા હે મહારાજ અહીંથી કઈ બાજુ જાશો મહારાજ કે જ્યાં સલામત સ્થળ લાગશે ત્યાં આજુ બાજુ કેમ કે જશું હા અમારે મારવા પાછળ મારા પીડ્યા હોય ત્યારે ક્યાંક તો શું કરવું પડશે એટલે ભાઈ આ જશું એટલે જેવા બાપુ નક્કી થઈ ગયું કે કુંડળ જાય કે કારિયાણી જશે હલો બધા પાછા વેળા જેવા બાપાનું મનમાં થઈ ગયું કે હજી મહારાજ જાય છે વાવડ મળે કે ગામ છે અને અહીંયા અલૈયા ખાતેન સુરા ખાતે સોમલા ખાતે ને છે અહીંયા થોડા મારા ભાઈ ગયા પછી થોડા પાંચ આગા પાછા થાય તો જરા હેલું પડે એટલે ત્યાર પછી આપણે માંડવધાર ઇશારો કરીએ અને પછી તૂટી પડે એટલે કામ પૂરું એટલે નિરાયતે આવીને ગોધડું પાછળ હોઈ ગયા આ બાજુ મહારાજ ગાડું રાધાવા સુધી પહોંચ્યો રાધાવા ગાડું રાખ્યું કરીમ ભગન ગાડું રાખ્યું ગાડામાં મહારાજ કઈ બોલે કરી કઈક બોલો કે ગાડું આંકું છે કઈક વાત કરો કઈ બોલે નહીં પેલા પૂછી પૂછી થાય ક્યાં બસ બેઠા એમાં ઘાટી અંધારી રાત થઈ ગઈ અર્ધીક રાત ભાંગી છે નધારા તારલિયા ટમટમે વનરાય જંપી ગઈ છે ત્રણ જીવ જાગે છે ત્રણ એક બે જીવ ને એક શિવે છે એ રાધા બેઠા છે ગાડામાં બેઠા છે એમાં અર્ધી રાતે મહારાજ હા પાછું વાળો માંડવધાર જવું છે અને જેઠામણ મેરામણ ગોવાળી હામેથામાં જવું છે એ મહારાજ નાજો જોગ્યો કે આપણે ઈન ને તીન એમાં મારી એકની પાસે તલવાર બીક નો છો તું ભા પાછો તો મહારાજ બીક ની વાત નથી મળભુ ન્યા ઝપાઝપી થાય ન્યા થોડુંક શિરામણી કરવા જાય છે ત્યાં ઝપાઝપી થાય અને મારા પ્રભુ તમે મારો નાદ છો તમને તો કાંઈ ન થાય પણ માનો કે તમારો ખેસ નહીં પણ લસરકો પડી જાય મને આખી જિંદગી અફસોસ રહી જાય કે હું મારા ઠાકરને હાંચવી ન શક્યો અત્યારે હું અંગરક્ષક છું જવાબદારી મારા ઉપર છે અને મને દાદાના દરબારો બધા દરબારોનો ઠપકો મળે કે મૂર્ખો છો આવું હતું તો ગઢડા બાજુમાં હતું કહેવાય નહીં કે મારા જાય છે માટે જો તમારે જવું જ હોય માંડવધાર તો વચમાં ગઢડું આવે વચમાં આમ ગઢડું મૂકીને પછી માંડવધાર પશ્ચિમ બાજુ આવે તો આપણે ગઢડામાંથી સોમલા ખાતે સુરા લેતા જાય પછી ધીંગાણો કરીએ તો જોવાની મજા આવશે મહારાજ કે જો મારે એકલા જ કોઈ ન આવું બીક લાગતી હોય તો તમે જા હું એકલો જેમ હાઈલા ત્રણે ગાડું ધીમે ધીમે આયલું ઘરડા આવી ગયું બળદ ને બધા ગામમાં ઘરવું નાજા જોકે મોડા તાણી તાણી ને ગરડા છોડાવ્યું માંડોધો આવ્યો જેમ જેમ માંડોધાર નજીક આવતું જાય એમ ઓલા કરીમ ભગત ગાડું હાથતા ધ્રુજે બે મુવા બીકણા જ ગુડાણા છે બે તું ગાડામાં લાય મારી પાસે બળદગાડું મારા થયા રથી હાથમાં ચાલી રાસ બળદના ઉપર હાથ મૂક્યા જાણે પાખો આવ્યો એમ બળદગાડું ઉપડ્યું સીધું માંડોધારો ભોગ્યું ચૂપચા બિલ્લી પગે ઓલા બસે ખીચડું પાણી નગરોળતા નચીન થઈને એની પાછલા ભાગમાં મોટી પથ્થર છીપ હતી મારા જે ધીમે ધીમે બળદગાડું છોડી બે બળદ આઘા કરી એનો ઊંટડો હોય ને રાખવાનો ઊંટડો એ ઊંટડો જાલી મારા ગાડું એ છીપ રૂપે જોરથી પછાડ્યું પછાડ્યું એકાવન તો ફૂટ એવો ભડાકો થયો એકાવન હજારો નો સૈન્ય હથિયાર પડયાર સામે તોપોના અને મારા જો ઊંટડો પછાડતા થાય ને ભડાકા થાય ઊંટડો પછાડતા નાદા જોગે હાથમાં તલવાર લઈ લીધી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું મીડા પડકાર મારવા કોને દાદાનો ગ્રાસ ખાવો છે આજે રાય રાય ટુકડા કરી નાખો આવા હવે હેલા પડકારા થાય અને ઓલા ઊંટડા પછાડે અને ધડાકા થાય ઓલા બધા કોને ખાવો છે આવી જાવ સામેપડ માં અને ઓલા ભાગ્યા ભાઈ ભાગ્યા કોઈના જોડા ને કોઈના પાઘડા લુગડા ને કોઈના હથિયાર પડ્યા જેઠામણ મેરા ગોવાળિયા ને આ જોઈને એવી હાફ ચડી ગઈ એની મેળે ચોરણીઓની નાળી તૂટી ગઈ છોકરા તેડી તેડી ને વંડિયું ઠેકીને વ્યાઈ ગયા લગભગ અડધું ગામ ખાલી થઈ ગયું એમાં આના જેઠા મન મેરા ગોવલિયા પગમાં પડ્યા મહારાજ એ અમારા ધણી તો ડાંઢા જેવા છે અરે પણ મહારાજ તમે તો ભણ્યો દયાળુ છે દયા કરો મારાજ કે દયા એટલી તારા ધણીને કહી દઈજે દાદાના જેટલા ગામડા છે એટલા સીમાડામાં જો પગ દીધો છે ને તો ખેર નથી ખેર નથી જો કઈ પગ દીધો જેટલા માંડોધાર નહીં દાદાના જેટલા ગરાજ ના ગામડા છે તગડી ને મહારાજ પાછું ગળબાડી બેસી અને રાતે ગરડામાં હોઈ ગયા જીવા બાપુને ખબર પડી કે ભેડ મહારાજ તો પાછા આવી ગયા ગયા જ નથી અરે ત્યાં બીજા સમાચાર આવ્યા કે અહીંયા તો બધું થઈ ગયું છે પાછું નિયમ ને પગે લાગી પાણી પીવું મહારાજ આ સભા ભરી લીમડા નીચે બેઠેલા આ બાજુ વાસુદેવ નારાયણ આ બાજુ મુખારવીને કરી અને ત્યાં જીવા બાપુ આવ્યા ભણે મહારાજ અનંદાતા આંખના તારા મહારાજ કે દરબાર આ માંડવધારમાં જેઠા મને મેરા ભેળા થયા તેનું હું થયું જેવા બાપુ કે ભાઈ મહારાજ મેં એવું સાંભળ્યું છે કે અંદરો અંદર કઈક બળવો છો ને તે બધા લડીને અંદર અંદર ભાગી ગયા મહારાજ કે એ તો કોઈ ભગવાન હોય ને એ જો ધારે તો આવું થાય હા મહારાજ હા કીધું ભગવાન ધારે તો જ થાય બાકી ન થાય અને પછી મહારાજે પ્રકૃતિ ફેરવી બાપુ સાંભળી લો તમને એમ છે કે હું દાદાનો દરબાર લઈ લઉં પણ તમે ધૂળ ફાંકો છો ધૂળ ફાંકો છો જેવા બાપુ અને તમને એમ છે કે દાદો છે એ વાંજ્યો છે નાગપાલ વરુની દીકરી સાથે દાદા ને પોતે બળદગાડું વરરાજા હાકીને પરણાવ્યા અમરા ખાચર બે દીકરા થયા ખાધું પીધું રાજ કર્યું શ્રીજી મહારાજે દાદાને આવી રીતે રાખ્યા આવી ભક્ત વત્સવ સાવામિનારાયણ ભગવાન ની છે એને પેલા જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ કે આ ભગવાને એના માટે કરીને જે સભા કરીને બેઠા અને હવારે જે વાત કરી એ આ પ્રથમ નું ચુમ્મોતેરમું વચન અમરાત હવે હું તમને પુરાવો આપું તમને ઓથેન્ટિક આપું એટલે તમને એમ થાય કે આપત્તકાળ હોય છે એ આ આપતકાળ છે શ્રીજી મહારાજની સાથે રહેલા અદ્ભુત આનંદ સ્વામી અદભુત આનંદ વાર્તા નંબર નાઇન્ટી નાઇન નવાણુમી અદ્ભુત આનંદ પ્રસંગ લખ્યો છે હું અમારા મને ચશ્મા છે એ આપતકાળ છે હું વાંચી દઉં તમને થોડુંક આખું નહીં વાંચું નવાણુમી વાત છે અદભુત આનંદ વાતોમાં એ રીતે મહારાજ પ્રતાપ દેખાડીને પછી આવીને પહોંચી ગયા સવારે ઉઠી સ્નાદી થયું ત્યારે જીવા ખાતે બળવો થવાથી બધા ભાગી ગયા ત્યારે મહારાજે કીધું કે કોઈ ભગવાન હોય ધારે તો આમ થાય એ વાતનો અલ્પ મર્મ મહારાજે પ્રથમ પ્રકારના પ્રથમના ચુમ્બોતેરમાં વચનામૃતમાં કહ્યું છે કે આ દાદા ખાતરને થોડુંક જ આપતકાલ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું જેવું અંતકરણ જેવું હશે તેવું સૌને જણાવ્યું હશે આ શબ્દોમાં લખ્યું છે માટે આપત્તકાળ કયો તો આ વાત કહી થોડુંક આપતકાળ આવ્યું એમાં હું જેવું અંતઃકરણ હશે એવું સૌને જણું હશે હવે એ શું જણાશે ભાઈ હુદા જુદા વિચાર થયા કોઈને થયું છે અત્યારે પ્રસંગ છે આ દાદાની પડખે રહેવાનું અત્યારે ઋણ ચૂકવવાનો પ્રસંગ છે અત્યારે સત્સંગના આ ખરો પ્રસંગ છે એમ કરીને દાદાની પડખે ઉભા રવાના કર્યા ત્યારે કોઈને એમ થયું એટલે આ મળશે ને થઈ દાદા ખાસ કે પરિવાર ભોગવશે કારણ વગરના આપણા નવાણિયા કૂટાઈ જાય આપણા માથા કાય કપાઈ જાય આપણને શું મળે અને એવું કોઈક બોલ્યું હતું એ આ નવાણુંમય વાતમાં અદ્ભુત આનંદ સ્વામી તો મારાની એ પ્રસંગે સાક્ષી છે લખે છે ને એટલે કે એવું કોઈ બોલ્યું પણ ખરું કે ગરાશ તો દાદા ખાચરિયાનો પરિવાર ભોગવશે અને આ તો મારા આપણા માથા કપાવવા તૈયાર થયા છે આવું વિષમ વચન સાંભળીને મારા પણ સાંભળ્યું એટલે બહુ ગમ્યું નહીં એટલે એ પણ એવું કોઈ બોલ્યું કે આવું છે આમ આપણે શું નવાણીઓ કૂટવાની જરૂર છે કોઈને એવું થયું કોઈને એમ થયું લ્યો શ્રીજી મહારાજને રાખ્યા એટલું ખાધું ખૂંદુ અને જ્યારે ટાણું આવ્યું ત્યારે ભાગ્યા ને ટાણે તો એ ન રહ્યા ને ભગવાને કીધું ગમે જાય છે હવે આની પડખ્યા કોણ એટલે આ ભાઈ આ આ જેનું આટલું રાખ્યું એ કાંઈ કામ ન આવ્યા દાદાનું શું રહ્યું અમારું એ કે હું ભ્યો જાઉં છું રાઈત ભાગ્યા લો લઈને ત્યારે કોઈને એમ થયું કે ભલે ભાઈ એ દેખાતા હોય ભાગતા પણ ભગવાન તો ભક્ત વત્સલ છે એ ક્યારેય પોતાના ભક્તને ક્યારેય છોડતા નથી એ દેખાય આપણને પણ ભગવાન તો જેમ આંખ પાપડની રક્ષા કરે એમ ભક્તની સાથે રક્ષામાં જ હોય છે કોઈને એવા સંકલ્પો થયા કે કોઈની દાદાને છોડીને જાય એ વાતમાં અમે માનવા તૈયાર નથી કોઈને એમ થયું ભાઈ સત્સંગ કરીએ તો સુખ થાય ભગવાન રાખીએ તો સુખ થાય આ તો સત્સંગને ભગવાનથી જ ઉપાધિ થાય છે આ જેટલો જેટલો દાદાના દરબારમાં સત્સંગ માટે કંઠી રાખીએ પૂજા કરીએ પાડીએ એટલે જ આ બધી માથાકૂટ છે ને હવું યાર ભળી જાવ તો વેપાર ધંધો પણ સારો હાલે રિલેશનશીપ પણ થાય છોકરા છોકરીને હગાઈ પણ થઈ જાય બધું સરખું થઈ જાય પણ આ સત્સંગ રાખીએ જેટલું જ ઉપાધિ આવે છે ઘણા એવું વિચારે છે એ હું આમાં જ વિચાર્યું કે ભાઈ સત્સંગ રાખતા રાખતા જ ઉપાધિ છે આ મહારાજા અહીંયા રે છે જ ના આપી જે દીધા ના રે છે તે દીધી ઉપાધિ આવે છે ત્યારે કોઈને એમ થયું જીવા જવાને હા લાગી છે હ બરાબરની લાગી છે હવે જોઈએ હું થાય છે ઘણાને એમ થયું આને ભગવાન કહેવાય અત્યાર સુધી પૂજા આટલા બીકણા જેઠામાં મેરામણ બોવાળીઓનું નામ આવ્યું તે હળી કાઢી નીકળી ગયા ભગવાન તો કૃષ્ણ ભગવાન કહેવાય વિશ્વરૂપ અર્જુનને દેખાડ્યું એને ભગવાન કહેવાય આ છે ને ભગવાન ભગવાનપણામાં ઘાટ સંશય મીંડા થવા ત્યારે કોઈને એમ થઈ ગયો કે દાદા ખાતર બિચારો ભાગ્યનો નબળો છે બાળો દાજેલો નાનપણમાં બાપ મરી ગયા પછી જાત જાતની ઉપાધિઓ આવી રાખે છે કોઈથી હક થતું નથી આ બધું એને નસીબ છે ભોગવા વગર બિચારા છોડા છીટક્યા છે કોઈ એવું વિચારતા હતા ત્યારે મુક્તાનંદ સ્વામી જેવું એવું વિચારતા હતા અરે કાંઈ સત્સંગનો જો કાંઈ આમાં થશે અપમાન જેવું દેખાશે તો સત્સંગમાં સારું નહીં થાય કોઈને સમાસ નહીં થાય એવા ઘાટ ઘડે છે એટલે જેને જેવું અંતઃકરણ હતું એ સૌને જણાય એવું ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ ભગવાનના ભક્તોનો પક્ષ તો સમજીને રહીએ છે એટલે દાદા ખાચરનો પક્ષ સમજીને રહીએ છીએ એનો અર્થ મહારાજ એવો નથી કે દાદાના દરબારમાં રોટલા ખાઈએ છીએ ઉતારા કરીએ છીએ એને ત્યાં આશરો મળે છે એટલે અમે દાદાનો પક્ષ રાખીએ છીએ એવું નથી મહારાજ સમજીને રહીએ છીએ કે દાદો એવો ભક્ત છે તમને એવો સમર્પિત છે સત્સંગને એવો સમર્પિત છે એની એવી નિર્મળ નિર્મળ ભક્તિ છે નિર્મળ શુદ્ધ ભાવ છે પછી જે મુક્તાનંદ સ્વામી કીધું છે મહારાજ દાદાની ભક્તિ નહીં એને લીધે અમે એનો પક્ષ રાખીએ છીએ એની કેવી નિર્મળતા છે મહારાજ આ જીવા બાપુ એના કાકા થાય આટલી આટલી હેનાર ગતિ હેરાનગતિ કરે આટલી કન્ડગત થાય તો હજી સુધી એને ત્યાં અમે ઉતારા કરીએ દોઢસો દોઢસો સંતો તોય દાદા રાજી કોઈ દુર્ભાવ નહીં કોઈ જીવા બાપુ પ્રત્યે કટુ વેણ નહીં અરે મહારાજ તમને રાખે ક્યાંય દિવસો સુધી તમે રહો તોય દાદા ખાચર ને જીવા બાપુ પ્રત્યે જરાય રોષ રાવ નહીં આપણા કોઈ સંતો પ્રત્યે પેલો ભાવ ન થાય અને મહારાજ ઉત્સવ સમય રંગે ચંગે તમે ત્યાં કરો તોય દાદા ખાચર એટલા ને એટલા ખુશી પાંચસો પરમાણસો જમાડે જીવા તોય ખુશી જરાય જીવા બાપુ એને દુર્ભાવ થતો નથી એને ત્યાં કોઈ આવે જાય એના પ્રત્યે દુર્ભાવ થતો નથી અને વાત સાચી મહારાજને ક્યારેય જીવા તરફી દાદા ખાચરે પણ ફરિયાદ નથી કરી ક્યાંય તમે જુઓ એવો મહારાજ એનો નિર્વૈર નિર્મળ અંતઃકરણ છે એટલે અમે એને આધીન છીએ અને મહારાજ એટલે એનો પક્ષ તો રે છે આપણી જે સમજણ છે ને એની કસોટીનું પહેલું કેન્દ્ર ભગવાનના ભક્તો છે એમાં પેલું એ કે આપણે કેટલો એના પ્રત્યે ભાવ છે કેટલો ભગવાનના ભક્તોનો મહિમા છે કેટલો આદર છે એ ક્યારે ખબર પડે ભગવાનના ભક્તો સાથે જ આપણને અથડામણ થાય ક્યારે કેટલો મહિમા દેખાય છે સમજણ રહે છે કેટલો સત્સંગી છે કેટલો મારા ઈષ્ટનો છે એ ત્યારે ખબર પડે અને બીજું ભગવાનના ભક્તોને ક્યાંય દુઃખ આવી પડે ત્યારે આપણને ભગવાનના ભક્તોનો મહિમા કેટલો છે સમજાય એના પ્રત્યે નિષ્ઠા કેટલી છે એની સમજણની ખબર પડે ત્યારે એને કેટલું એની પડખે ઊભું રહેવાય છે કેટલું એની મદદમાં ઊભું રહેવાય છે એ ક્યારે ખબર પડે દુઃખ આવી પડે ભગવાનના ભક્તોને ક્યારે મૂળદાસ અમરેલીમાં થયા હજી પણ એનો આશ્રમ છે ભગવાનની જેમ એને એવી પ્રતાપી મૂર્તિ એટલો અમરેલીમાં આજુબાજુ ગામડામાં એનો એનો એટલો ભાવ લોકો એને બધા પૂજે એટલા બધા આદર એવા પ્રતાપી સૌ એના મહિમાને જાણે પણ એક પ્રસંગ બહેનો વહેલી સવારે નહાવા માટે કુવે ગયા એ કૂવો હજી પણ છે મૂળદાસનો આશ્રમ પણ છે એ સવારે ચારેક વાગે નહ્વા ગયા ત્યાં એક દીકરી કુએ પડવા આવી એનાથી ભૂલ થઈ ગઈ હશે સગર્ભા હશે એટલે એને પૂછે બધા લોકો કે આ તારા પેટમાં જે પાપ છે એનો બાપ કોણ છે બતાવી દે નામ એ છોકરી કાંઈ બોલી શકે નહીં બોલી શકાય એવું હતું નહીં અરે એ અમે મરી જાઉં તો છૂટકો એટલે પાણાં પથ્થરા ભેળા કરી ખોળામાં ભરીને કુવરે પડવાની તૈયારી કરે એમાં મૂળદાસજી આવ્યા અને જોઈ ગયા દીકરીનો હાથ પકડી લીધો મરાય એક બે જીવની હત્યા મારી નજર સામે થાય અરે બાપુ મરી જવા દો મને બાપ આ પાપનો બાપનું નામ પૂછે છે મારાથી કહેવાય એમ નથી જાય એટલું જ છે ને સમાજ તો ડેફા જેવો છે ધૂળના ડેફા જેવો એ પાણી થી પણ પલળે અને મૂત્ર થી પણ પલળે એ એ તરત માનશે અને સાચું મનાવતા નાકેધમ આવી જાય ખોટું તરત માનશે એટલે તું કઈ દેખ આ મૂળદાસ કામ છે અને મારા સમ છે રામ દુહાય છે હવે જો દીકરી તું કંઈ બોલી તો હું તને મારા આશ્રમમાં રાખીશ પણ મારી સામે તને મરવા નહીં દઉં મૂળદાસ એ દીકરીને લાવ્યા દીકરીએ કહી દીધું કે આ પાપનો બાપ મુળદાસ છે અને પછી જે ગામ વિફર્યું છે મૂળદાસની ઉપર ગાળોનો વરસાદ ઊંધે ગધેડે બેસાડ્યા માથા ઉપર ચૂનો ચોપડ્યો કાદવ કીચડ ઉછાડ્યા ગાળોનો વરસાદ જોડાનો વરસાદ મુળદાસને લોહી લોહાણ કર્યા આશ્રમમાં પાછા નાખી ગયા મૂળદાસ આ બધું સહન કરે હવે અમરેલીમાં મૂળદાસને કોઈ રોટલો દેતું નથી આજુબાજુ પંથકમાં ક્યાંય ક્યાંય દૂર ભટકી રોટલા ટુકડા માગે બે જીવનું પોષણ કરે દિવસો વ્યતીત થાય છે મૂળદાસ ને જરાય દુઃખ નથી પણ એક પ્રસંગ સાંભળ્યો અને મૂળદાસ થોડું દુઃખ થયું છે સાંભળજો એને જયારે કોઈએ કીધું કે જામનગરના મહારાજા તમારા સત્સંગીને તો ઘા એને હવે તમારી કંઠી કાઢી નાખી છો અને હવે ગોસાઇજીની વેચણીની હવેલી કંઠી બાંધી છે અને એનો સત્સંગ કરે છે અને મૂળદાસને થોડું દુઃખ થયું આ હા હા હા હા આટલો સમજદાર માણસ એ આવો વિપરીત થઈ ગયો અને પેલા એમ કીધું કે હવે તમારી બહુ ટીકા કરે છે અરે જામ સાહેબ અરે મારો અંગત ગણાય અને સમજદાર માણસ એક પાસે બેસીને અમે જે વાી કરી છે બાપુ હું રાજકાજનો જીવ છું માયાનો ફોર્મમાં પીડ્યો છું ક્યારેક મારી મતી ભૂરાઈ થઈ જાય હું કાંઈ ખોટું કરી બેસું તો બાળક જાણીને તમે મારો હાથ પકડી રાખજો મને જાળવજો મને ક્યારેક તરછોડી ના દેતા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એ ન્યાયે તમે મને જાળવજો એટલે ત્યારે મૂળદાસી એને વચન આપ્યું હતું કે ભલે જામ સાહેબ હું તમને સાચવીશ બાળકની જેમ સાચવીશ એ વચનો યાદ આવ્યા અને મૂળદાસ ઊભા થયા છે આવ્યા જામનગર ત્યાં ખબર પડી કે અત્યારે હવેલીમાં જ બેઠા છે અને ગોસાઈજી મહારાજ પાસે સત્સંગ ચાલે છે મૂળદાસ તરફ ઉપડ્યા રસ્તામાં જોયું તો તાજી બિલાડી મરી ગઈ હતી એ મરેલી બિલાડીની ઉપર એના બે ત્રણ બચલાઓ માં તરફે માં મરી ગઈ છે આ દ્રશ્ય જોઈ મૂળદાસ બહુ દુઃખ થયું આ હા મરી ગયા છે તડપે છે એટલે બિલાડી મરેલી ને મૂળદાસે નાખી દ્રશ્ય જોવો મરેલી બિલાડી લઈ હવેલી અંદર આવ્યા એ ફળિયામાં ચોકમાં જેવો પ્રવેશ પ્રવેશ કર્યો ખભા ઉપર મરેલી બિલાડી મૂળદાસ અને સામે ગૌશાજી મહારાજ અને જામ સાહેબ એવા મૂળદાસ હાથમાં હાથમાં દંડ કર્યો જામ સાહેબ રાજા છો પ્રજાનો પ્રજાનું પાલન કરવું તારી ફરજ છે માણસો એ તારી પ્રજા નથી સાંભળી લે જામ સાહેબ અને એ પણ કાન ખોલી સાંભળી લે કે હું તારી પાસે કઈ માગવા નથી આવ્યો પણ મારા વચન પ્રમાણે તને બે વેણ કેવા આવ્યો છું માટે ભય રાખતો ને તારી પાસે કપડી સંજોગમાં પણ તું બાપ છો પ્રજા પાલક છો આ બિલાડી મરી ગઈ છે કરતા તરફડે છે તું તો ધર્મ અને સૂઝબૂઝ વાળો સમજદાર અને પવિત્ર છે ને હું દુરાચારી દુષ્ટ માણસ છું તું તો પવિત્ર છે નકશી આ બિલાડી કાકી આને કરી દે જીવતી એના બચલા ને મા પાછી આવે પ્રજાવીને શું બેઠો છો પેલા પ્રજાનું ધ્યાન રાખ પછી સત્સંગમાં સમય દે જામ સાહેબ હબકી ગયો હે બાપુ મળદા બેઠા ન થાય અને હું ગ્રહસ્થ મારાથી શું અરે તું ગ્રહસ્થ હોય તો તે જેને ગુરુ કર્યા છે એ તો સમર્થ હશે ને સાધુ પુરુષ છે એને કે એ બિલાડી બેઠી કરી દે જેવી અરે ગોસાજી મારા જેવું ખંધું હોય છે સત્પુરુષની વાત કરો છો તો તમે સત્પુરુષ છો તમે બેઠી કરો અને મૂળદાસ બિલાડી ઉપર હા હા હા હા હા આ મારો ગુરુ સાચો હતો આને દોડ્યા ઓલી કંઠી કાઢી નાખી મૂળદાસ પાછી પહેરી લીધી કેવાનું શું છે ટાણે ઉભારી ટાણે સમજણ કામ આવે હજી પછી આ તમને એક બીજી પણ અવાંતર વાત કહી દઉં વિષયાંતર છે પણ મીઠી છે મીઠી એટલે કેવી મધ હજાર ગણી મીઠી એટલે દીકરીને પોતાને ત્યાં રાખી દીકરીનો જન્મ થયો એનું નામ રાધા એ રાધા મોટી થયા ત્યારે આનંદગીરી નામના બાબાજી દ્વારિકાની યાત્રાએ જતા જે બીમાર થયા ત્યાં અમરેલી રાખ્યા એની સાથે આનંદગીરી સાથે રાધાજીને મૂળદાસે પરણાવ્યા અને અમરા ચોરાની સેવા સોંપી અને એ રાધા અને આનંદગીરીની કુંખે જે દીકરાનો જન્મ થયો સાદુ થાય એ જ આપણા મુક્તાનંદ સ્વામી અમરાપુરમાં હજી એ ચોરો પ્રસાદીનો છે કેવી કેવી મીઠી મીઠી વાતો છે આમનો ચોવીસે કલાક વેલે રાખીએ તો ધરવ ન થાય એવું છે આ બધું આપલા હવે એ સમજણની કસોટી ક્યાં કે જ્યારે દુઃખ આવી પડે ત્યારે બાકી તો તમારે સંસારમાં તુલસીદાજી લખ્યું જો ધીરજ ધર્મ મિત્રો નારી ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપીખે હું ચાર બહુ વિવરણ ન કરાય પણ ધીરજ દુઃખ પડે ત્યારે ખબર પડે ધર્મ કેટલો પાળીએ છીએ એ જ્યારે એવો સંજોગ પેદા થાય ત્યારે કેટલો ધર્મ પાળીએ છીએ એની કસોટી થાય દેશ વિદેશ ફરતા એવા સંજોગોમાં કેટલી ધર્મ નિષ્ઠારી છે સરખું હોય ત્યારે વાતાવરણમાં ગુરુકુળમાં રહેતા તો છોકરા બધા ધર્મ પાળે પણ પછી કેટલો પાળે છે ધર્મની કસોટી ત્યાં થાય છે મિત્રની કસોટી પણ આપતકાળમાં થાય છે અને લખ્યું છે નારીની કસોટી પણ જ્યારે ગ્રહ સંસારમાં દુઃખ મંડે પડવા ત્યારે કેટલો સહયોગ આપે સીતાજીને એટલે લોકો યાદ કરે છે કે રાજ સમજો ને એ બધું ખરીદી કર્યું હવે વીસ પચીસ હજાર નો માલ ખરીદ્યો અને બિલ ફાટી ગયું અને બિલ ચોકાવવા માટે ખિસ્સા હાથ નાખ્યો ત્યાં ખીસું કપાઈ ગયું હવે ખીસ્સું કપાઈ ગયું તો એટલે ઉભો ગયો અને માલ જરૂરી લઈ જવો હતો પ્રસંગે મોડું થાય તો ઘરે કપાણી થાય એમ હતી આને થયું હવે એ કાબડિયું નહીં અને સગવડતા કેમ કરવી ત્યાં યાદ આવ્યું કે બાજુમાં જ મારો દોસ્તાર પ્રિય દિલો જાન ક્લોઝ ફ્રેન્ડ રહે છે એટલે એને ત્યાં જાઉં ન્યા કીધું મિત્ર આવી રીતની પરિસ્થિતિ છે બિલ બની ગયું માલ લેવાઈ ગયો માલ જરૂરી ખિસ્સું કપાઈ ગયું એક ફૂટી કોડી નહીં પચીસ હજારની સગવડતા કરી દે બે દિવસમાં પાછા આપી દઈશ ઓ કે ભલા માણસ દોસ્તાર ને આવા ટાણે કામ ન આવે તો બીજું કોણ આવે પૈસા માટે મુંજાય પાકીટ ખોલ્યું દસ ની નોટ કાઢી કીધું આલે દસ રૂપિયા રિક્ષા બાંધીને ઘરેથી પૈસા લઈ આવ આપતકાળ પડે ત્યારે પૈસા કોણ દે છે બાકી તો બધા કહેતા હોય કે માથું માગી લેજો તારા માથાની હું શાકભાજી કરવી તાણે કોણ રે એટલે પેલી કસોટીની કેન્દ્ર ભગવાનના ભક્તોને જ્યારે દુઃખ આવે પડે ત્યારે કેટલો ભગવાનના ભક્તોનો મહિમા છે સમજણ છે એની ખબર પડે અને બીજું કે જ્યારે પોતા ઉપર દુઃખ પડે ત્યારે ઈષ્ટદેવની સાથે કેટલો મહિમા છે નિષ્ઠા છે સમજણ છે એની ખબર જેને પોતે પ્રભુ પ્રભુ સર્વ કરતા હોય નાખીને પૈસા આવતો હોય સુધરતો હોય સેટઅપ થતા જતા હોય વેલ સેટ બધું થતું જતું હોય કોઈ જાતની તકલીફ ન હોય ત્યારે શું બોલે ભાવ શ્રીજી મહારાજ દયાળુ છે સત્સંગ દિવ્ય છે અને સંતો કૃપાનો પાર નથી હ હારું છે પણ બધું અવળું મંડે પડવા નથી કેતો ખલે વાળની વાટકી વાળના વાંકા ન્યા હાથ નાખી ન પછી થાય પછી એમ થાય કે હા ભગવાન હસીએ કે નહીં હોય આ બધું માળા ઘસી ઘસી કેટલી તોડી નાખી પણ હવે અત્યારે ક્યાં ત્યારે નિષ્ઠાની ખબર પડે ત્યારે ઈષ્ટદેવની સમજણ પડે આ અમરેલી પાસે રંગપુર આપણે રમેશભાઈ વોરાજી અહીં છે ને એમના દાદા એ લીંબા બાપા બાલમુકુદાસ સ્વામીનો સત્સંગ એવા જ સમજણવાળા એકાંતિક હરિભગત બાલમુકુદાસ સ્વામી સાથે અનન્ય નિષ્ઠા શ્રીજી મહારાજના વિશે અનુસૂત નિષ્ઠા એટલા બધા સારા હરિભક્ત નિષ્ઠાવાન પૈસે ટકે પણ સુખી જમીન જાદાદ પણ સુખી થોરડીમાં પણ જમીન રંગપુરમાં પણ જમીન હવે એમાં એની પાસે આટલી જમીન જાદાદ બહુ મોટી પૈસેઠ ટકે પણ સારું એની પાસે એક જાયતવાન ઘોડી હતી સાંભળજો આખા પંથકમાં અમરેલી પંથકમાં એવી ઘોડી નહીં એના ઉપર તમે બેસીને એડીયા ડાળો ત્યારે પાંખો આવે મડે અને બશે પાણી પી બેસી ગયા હો તો પાણીનો ખખડોય ખલે કે એવી રેવાડ ચાલ ચાલે એવી એની પાસે ઘોડી હતી હજી મરસી ખટકો આવી જાય પણ ઘોડી ઉપર ખટકો આવે નહીં એવી જાયતવાની ઘોડી અને આમ જયારે એને કરી નાખે ત્યારે દેરાણી જેઠાણી ઘૂમટો ટાણી બેસી ગયા હોય એવી અવળી કાનહુરી થઈ જાય એવી ઘોડી હવે એ ઓલા થોરડીના ભૂરાવાળા દરબારને નજરમાં આવી એને લીંબા બાપાને કીધું કે તમે ઘોડી મને દો એટલે લીંબા બાપા કે ભાઈ આ ઘોડી મારે ઉપયોગી બે સીમાડામાં મારે જમીન અને હું ઘોડી દઈ દઉં તો હું આ પગ વગર ન થરબાર તમે આવું માગતા શરમ નહીં તો કે થોડા દિં દઈ દો હું પછી તમને પાછી દઈ દઈશ પણ હમણાં દિયો એટલે લીંબા બાપા કે થોડા દિ હં બાકી હું એ જ મારું પગ છે અને એ જાનવરને મારી હેત અને તમે એમ લઈ જાવ ન પહોંચાય પણ થોડા દી રાખો જાઓ દરબાર આ હું કન્ટેક કરવી લઈ ગયા પણ થોડા દી પછી પાછી ઘોડી પાછી દીધી ના લીંબા બાપા એ માગી બાકી થાક્યા ભૂરાવાળા દીધી બાપા એ સરકાર માં ફરિયાદ કરી મારી ભૂરો વાળો નથી હવે એ દરમિયાન થોરડીના દરબાર અરે બીજા દરબારો સાગરીતો ને તે બાર વટે નીકળ્યા પછી વાત આખી રફેદફે થઈ ગઈ અને આ બાપા એને વેર રહી ગયો કે સરકાર ફરિયાદ કેમ કરી એટલે એને વિતાડી દઉં એટલે લાગ શોધે લીંબા બાપા ઘેરે ઓશિડિન કરે બેઠા બેઠા માળા કરે અહીંયા એના દીકરા ભગવાનભાઈ એ ખેતરમાં ત્યાં આવીને ભૂરાવાળા એ ભગવાનભાઈને જાયલા બે દરબારોને કીધું તમે રંગપુરને તરવાની તળાવની પાળે બેસો ઘરી બંધુ અમે બે જણા જાય લીંબા બાપા પાસે દસ રૂપિયા માગીએ દસ એ જમાને દસ રોકડા દે તો છોકરો છોડવો જો પૈસામાં આનાકાની થાય તો હું હવામાં ગોળીબાર કરું ભૂરાવાળા કે એટલે તમે તળાવની પાડી અને દીકરાને ગોળીએ દઈ દેજો આ રીતે નક્કી થયું પાડોશી ખેતરના રામભાઈ ને આર્ય લઈ આવ્યા રંગપુરમાં ભૂરાવાળા છેટા ઉભા રહ્યા અને રામભાઈ જઈને લીંબા બાપાની પાસે જઈને કીધું લીંબા બાપા ઓસરીને કોલે માળા કરે સવારમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીનારાયણ એમાં રામભાઈ ધ્રુજતા ધ્રુજતા બાપા ગઝબ થઈ ગયો હા ભૂરાવાળા બહાર વટાએ ભગવાનને પકડી લીધો ભગવાનભાઈને આપણા દીકરાને અને તળાવની પાડી આવી રીતે નક્કી થયું છે દસ રૂપિયા દઈ ગયો તો છોકરો હવે તમારા હાથમાં છે લીંબા બાપા કહે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામભાઈ આપણે ખેડૂતના ઘરમાં અત્યારે રૂપ્યો હોય અને એમ દસ હજાર રૂપિયો હું હાથ વગો થાય અરે બાપા કંઈક માગી ખા માગવા જાય દસ હજાર રૂપિયો રંગપુરમાં મળે તને શરમ નથી આવતી દસ હજાર હું ક્યાંથી દઉં ભૂરાવાળાને એમ ન થયું દસ હજાર રૂપિયો એમ ન હોય પણ બાપા બીજી વાત જાત કરવામાં કાંઈક કરો જો નહીં દીકરો ખોય બેસ્યો લીંબા બાપા કે સ્વામિનારાયણનું કર્યું થાય છે ભૂરોવાળો ભગવાન નથી એનું કર્યું કાંઈ ન થાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જા તો પાછો આવ્યો આ કે મારું સામે નાયનું કર્યું થાય ભૂરાવાળા થતું નથી આમ જવાબ દેવાય અને ભૂરાવાળાને ખાઈ ગઈ કારણ કે પગમાં આવીને કરગડ્યા નહીં કરગરિયા તો જ થાય આ તો કરગરવાય ન ગયા કાંઈ નઈ તું એને કહી દે કર્યું સામી થાય છે ભૂરાવાળાને કર્યું નથી થતું ભગવાન સામિનારાયણ છે ભૂરો વાળો નથી ઓલે આવીને કીધું એટલે કરગરાય નહીં કઈ પૈસો ન મોકલા એટલે હા શે બંદુક ફોડી હવે અહીંયા શું થયું તળાવ ની પારવાળા છોકરા લઈને બેઠા હતા ને એ લોકો છોકરો ભગવાનભાઈ એ સત્સંગી સામી નારાયણ સ્વામી નારાયણ સામે આખી હોય બીજું કરવાનું હોય કઈ એકદણ ઇન્ટરવ્યુ ફોરેસ્ટ વાળા પૂછ્યું કે તમે જંગલમાં જાઓ અને હાવ તમને સામો મળે અને તો તમે શું નિર્ણય લ્યો તો કે એ નિર્ણય તો સિંહે લેવાનો છે ને પછી મારે શું લેવાનો હોય એટલે ભગવાનભાઈ બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે એટલે ઓઇલા કે આવો વિચારો ભગત આ શું હશે હે છોકરા આ તમારે આ દરબારને વેરસેનું એટલે માંડીને વાત કરી ગોળી અમારી લઈ ગયા ને આવી રીતનું છે અમે કાંઈ એનું બગાડ્યું નથી ઓહોહો આવા સારા માણસો વાંક ભૂરાવાળાનો નિર્દોષ અને મારે આ કે ભવ્ય આપણે છૂટીએ જા છોકરા તું અહીંથી પાછળથી ગમે તે છટકીને ઘરે વયો જા અમે ખોટે ખોટો હવામાં બંદૂકમાં ગોળીબાર કરી દઈએ છીએ જાણે તને મારી નાખ્યો તું છટકી જા છોકરાને છોડી દીધો ખોટે ખોટો હવામાં ધડાકો કર્યો અને ભૂરાવાળા નહીં બધા હવે નીકળી ગયા છોકરો ત્યાં છટકીને બાપા પાસે આવ્યો આવી ગયો બેટા હા કર્યું સ્વામિનારાયણનું થાય છે હારો હાર જેતપુર હરિકૃષ્ણ દાજી કોઠારી સામી પ્રતાપી સંત શાસ્ત્રી ગુરુદેવ આપણે હરિકૃષ્ણ દાદી પાસે જેતપુર વેજા અને ત્યાં તું રેજે સ્વામી કીએ ત્યારે આવજે જા અલગ પાછા નીકળી ગયા આવ્યા કોઠારી સામી પાસે જેતપુર ત્યાં રહ્યા મહિનો દાડો થયો એટલે હરકૃષ્ણ દાદી કીધું કે હવે ભગવાન તું જા ઘેરે બાપા પણ બાર કઈ ન થાય એ અંદરો અંદર ખપીને પતી ગયા હવે તમે જાઓ ખડું ચાપ થઈ ગયું છે એ બધું ભગવાન કરી દીધું છે ની ચિંતા છે રાજ કર્યું પણ તાણે સમજણ રહ્યા બહુ કઠણ છે બાકી તો આપણે કઈ ભગવાન સ્વરૂપ કરતા રહેતા છે એક વાત ભાઈ સમજો બહુ માર્મિક વાત બે પ્રકારની સમજણ છે નિષ્ઠાની સમજણ છે ને એમાં બે પ્રકાર છે એક પરિણામ સ્વીકારની બીજું પરિણામલક્ષી પરિણામ સ્વીકારની શું જે મારા પ્રભુની ઈચ્છા એ મને મંજૂર છે મારા માટે બધું સારું જ છે મારું એ ભૂંડું કરે નહીં આવી દાસત્વની પરિણામ જે આવે ઈશ્વરની ઈચ્છાથી સ્વીકારી લેવાની વૃત્તિ એ એક સમજણની પરિણામ સ્વીકારની દાસત્વ વૃત્તિભરી સમજણ છે હવે બીજી જે વૃત્તિ છે ને એ પરિણામલક્ષી છે એ પોત્ય નક્કી કરે આમ જ થાય હું સ્વામીનારાયણ નો હું ભગવાન નો આમ જ થાય બીજું થાય જ નહીં હું એનો છું બીજાનો એટલે બીજું થાય જ નહીં અંગત હતા રાવણ સભામાં જઈને પગ રોપ્યો અને કીધું કાત રાવણ ને ચેલેન્જ કરી કે આમાંથી તલના દાણા જેટલો તમે કોઈ મારો પગ અઠાવી દો તો મેં જાનકી હારી રામને પૂછ્યા વગર પ્રતિજ્ઞા કરી નાખી મારો તલના દાણા જેટલો પગ હવે ઓલા વિષ ભૂજાવો ગમે એને ફંગોળીને નાખી દે કૈલાસ આખો ઉઠાડીને ચોકરનારો રાવણ તો અંગત એ વિચાર ન કર્યો તો એક તલના દાણા જેટલો હઠાવી દો તો અમે સેનાલી પાછા વ્યાજકી તમને આપી દીધા હવે એ ટાણે તમે પરિણામ કોને નક્કી કર્યું અંગત નક્કી કર્યું આમ જ થાય કોઈના બાપની તાકાત નથી મારો પગ હળાવી શકે હું રામનો છું આ રામ આમ જ કરવું પડે બાકી અંગત એ વખતે એવો વિચાર કરે જોઈએ હવે ભગવાનની ઈચ્છા હશે એમ થાય છે પગ અઠાવો તો અઠી જાય છે નહીં અઠાવો નહીં હઠાવે એવું અંગત વિચારે અંગત જયારે પાછા આવ્યા ત્યારે આ બધી પ્રતિજ્ઞાની વાંદરાઓને ખબર પડે વાંદરા ઘેરી વળે અંગત ને પૂછ્યું અંગત સરસ જવાબ દીધો કે વિશ્વાસ મેં યી નહીં હોતા એમાં યદી બદી નહીં હતા હટ્યા ને એટલે ના ટ આ પરિણામ લક્ષી છે કે પોતે જ નક્કી કરે મારા પ્રભુ છો મારા પ્રભુ આમ જ કરવું પડે ભગવાન પાસે ધાર્યું કરાવે હજુ અત્યારે માખાવડના મોકા બાપુ ખાચર બેઠા છે એમને ત્યાં દીકરાનો જન્મ જોગી સ્વામીના આશીર્વાદથી થયો તો એ હોસ્પિટલમાં એમના દીકરા બહુ ત્યાં દીકરાનો જન્મ થયો પણ મરેલું બાળક અવતર્યું રાત્રે દોઢ વાગે આ ઘટના બની સ્વામીના આશીર્વાદ થી દીકરો થયેલો દીકરો મરેલો આવ્યો એટલે એને વીટી ને બધા એક બાજુ કચરા બાજુ એક બાજુ મૂકી દીધો રાતનો ભાગ હતો એટલે બધું સવારે પછી થાય એટલે આ બાપુ બાપુ આવ્યા છે કઈ આવ્યા છે ક્યાં છે આમ બેઠા છે હામે બેઠા ક્યાં છે અરે આ જો અરે આ અત્યારે એ બેઠા છે ને વાત કરીએ છીએ જોઈજો હવે એને સવારે આવીને સ્વામીની પાસે આવીને આંખમાં આંસુ આવી ગયા સ્વામી કે કેમ એટલે મોકો કેમ ઢીલો પડી ગયો બાપા જોગે સ્વામીને કે સ્વામી તમારા આશીર્વાદથી દીકરો તો થયો પણ બાળક મરેલો ઉતર્યું છે એટલે આ થોડુંક આવું મને થયું સ્વામી કે માળે એમ કાંઈ માણસ મરી જાય અરે બાપા મરી ગયો દોઢ વાગ્યા રાતે આ બધું થયું અને બધું સંકેલી નાખ્યું છે અને વીંટીને એક બાજુ કચરા મૂકી દીધું સવારે હવે વિધિ કરવાની છે સ્વામી કે ભખ્તર સામી પાસે હતું મીણબાઈ કરિયાણા હતા ને એમની પાસે હતું એ ભખ્તર સ્વામીની પાસે એ ભખ્તર અને માળા સ્વામી બોલી મોકુબાને કીધું લે આ જળ છોકરાને મોઢામાં બે ટીપારી છાંટ જે એમ કાંઈ માણમ મરતું છે હા દોઢ વાગ્યે મરેલું બાળક સવારે સાત આઠ વાગ્યે જઈ એ છોકરાને લુગડામાંથી ખુલ્લું કર્યું વિશ્વાસ મોકુવા દરબારે જોગી સામે આપેલું જળ એ વચન થી બેટી નાખ્યા છોકરા માટે પાણી છક્યું છોકરા ખોલી ને પટપટ બેઠું છું અને પછી બાપા દોડતા આવ્યા કે બાબા છોકરો તો જીવતું છે હું ન તો એમ ન મરે હા હે બાપા એનું નામ શું પાડે પણ આપણે શું છે કઠણાઈ આપણે દાસત્વની પણ સમજણ નથી હરી કરી બરાબર અને પેલી તો હોય જ નહીં કે આમ છે એટલે આપણે ક્યારેક બોલીએ કે હવે જોઈએ ભગવાન જેવી હરી ઈચ્છા ત્યારે અંદર આપણો રણકો શું હોય ખબર છે એ કરમની કઠણાઈ માંડીએ છીએ ને તો ભોગવાનું આવશે આ બોધું હોય વિવેકાનંદજીનું પ્રવચન હતું ને વિવેકાનંદજી બોલ્યા કે તમારામાં વિશ્વાસ હોય અને એવા દ્રઢ નિશ્ચય હોય અને તમે હિમાલયને કહો આગળ પર્વત હોય એને કહો કે હટી જા તો હટી જવું પડે એટલી નિશ્ચયમાં તાકાત છે તે ડોશીમાં સાંભળી ગયા ડોશીમાં ને એમ થયું કહો હા તો બહાર મારા ઘર આગળ આડો એક પહાડ છે તે મને બહુ નડે છે સુરત પવન આવવા દેતો નથી આ તો બહુ સારી યુક્તિ છે બારી ખોલી ડોશીમાં ઉભારી આંખીઓ મીંચી ત્રણ વાર બોલ્યા હું તને હુકમ કરું છું તું હટી જા હું તને હુકમ કરું છું તને હુકમ કરું છું એ પોલ છે બાકી જેને દ્રઢ નિષ્ઠા હોય તો પ્રારબ્ધ બદલી નાખે આપણે કરમની કઠના માંડીએ છીએ તો આવું થશે એમ જયારે પોલું છે ને ત્યારે ભાગ્ય કામ કરતું થઈ જાય છે નહીંતર ભાગ્યની તાકાત નથી પ્રથમના બોતેરમાં વચ્ચેના મતમાં ખુદ શ્રીજી મહારાજ કહ્યું છે કાળ અને કર્મ બે કઠણ હોય તો જેને આવી નિષ્ઠા છે એને કાળ અને કર્મ બે મળીને એ ભક્તોનું ભૂંડું કરી શકતા નથી એ પ્રારબ્ધને બદલી નાખે એક જણાને એકાઉન્ટની જરૂર હતી ઇન્ટરવ્યૂ રાખ્યો એક જણા આવ્યો એટલે ખાલી બહુ સિમ્પલ એને પૂછ્યું ચાર ને ચાર કેટલા થાય હાલો એ કે આઠ જાઓ બીજું આવ્યું ભાઈ ચાર ને ચાર કેટલા થાય તો કે ચુમાલી ચાર ને ચાર કેટલા થાય તો કે સોળ થાય જાઓ ચોથો આવ્યો કેટલા થાય તારે કેટલા કરવા છે પણ જેને એવી નિષ્ઠા હોય એને ખુદ ભગવાન કે છે તારે કેટલા કરવા છે ઈ કેને પણ હવે તો એ નિષ્ઠા એમ આવે નહી પ્રથમ ના તેત્રીસ માં કીધું છે એના સોર્સ ત્રણ છે મૂઢપણું પ્રીતિને સમજણ એમાંથી જ આવી નિષ્ઠા પ્રગટ છે મૂઢપણું એટલે મારા ભગવાનનું જ કર્યું થાય છે એ પૈકડ્યું પછી બ્રહ્મા જેવો કે એનું કર્યું નથી થતું તો એ માને નહીં એ મૂઢપણો તો નિષ્ઠા આવી આવે બીજું સમજણ કે સગુણ નિગુણ અન્વય વ્યતિરેક આવો બધા તત્વતા ભગવાનને જાણી અને સર્વ તત્વો દેવતાઓ જે કાંઈ બ્રહ્માંડ છે એ બધા ઉપર મારા પ્રભુની સત્તા ચાલે છે કાળ માયાની કોઈની સત્તા ચાલતી નથી એવું તત્વતઃ જેણે નિશ્ચય જાણીને કર્યો છે એવાને આવી નિષ્ઠા આવે છે અને ચોથું પ્રીતિ જેને થઈ છે એને આવી નિષ્ઠા આવે છે કઈ રીતે જહાજમાં એક સૈનિક પોતાની પત્ની સાથે જતો હતો તોફાન ઉપડ્યું અને વાહન અલગ ડોલક મેળવ્યું થવા બધા પ્રવાસીઓ બધા હકાબકા થઈ ગયા પણ આ સૈનિક સ્થિર બેઠો બેઠો ધ્યાનમગ્ન હતો એની પત્ની રડતી હતી એમણે કીધું કે આ બધા અત્યારે આ વાહન ડૂબવાની તૈયારીમાં અને તમને કાંઈ થતું નથી એટલે એટલે પિસ્તોલ કાઢી દડ દઈને એની વેલી લમણાં ઉપર આમ રાખી દીધી એટલે પત્ની આ હાથ આગો થાય કે હવે શું અત્યારે આમાં રમત વેળા કરો છો મૂકી દો આ બંદૂકડું તમારું એક બાજુ અત્યારે રમત શું જે છે આવું શું કરો છો અત્યારે દાંત કાઢતા કંઈક કંકી એટલે ઓ કે મેં આખી રિવોલ્વર ભરેલી તારા લમણાં ઉપર રાખી દે તને એમ ન થયું આગળ ફોડી નાખશે તો કે મને કાંટો વાગે ને તોય તમે દુઃખી થાવ છો એટલો મારા ઉપર પ્રેમ છે એ તમે કલ્પના જ હું ન કરી શકું તમે મને ગોળી મારી શકો ત્યારે પેલા સૈને કીધું મને પણ મારા પ્રભુ પર એટલો પ્રેમ છે ને કે મને દુઃખ આપી જ ન શકે એટલે કંઈક થાય જ નહીં આ પ્રેમ પ્રગટેલી નિષ્ઠા છે હવે એ ત્રણના ગર્ભમાં ત્રણ વસ્તુ છે એમાંથી આ ત્રણ વસ્તુ જન્મે છે બોળ પણ હશે તો જ મૂઢ આવશે નહીતર કોઈ તાકાત મૂળ લઈ લાવી શકે કાબાને કોઈથી મૂઢ ન હોય હોય તો જ અને ભોળ પણ બજારમાં મળતું નથી ઉપરથી નાખી શકાતું નથી હોઘરા નાખી નથી શકાતું એ ભોળ પણ તો માના ધાવણ જો આવી ગયું તો આવી ગયું તો એ મૂઢ આવે બીજું સમજણ છે એ સમજણમાં અહમ વિસર્જન જેટલું એટલું જ જ્ઞાન પચે ને એટલી જ્ઞાન નિષ્ઠા થાય હુંકાર જ્યારે બંધ થાય ત્યારે જ ગુંજતો થાય એ વગર ન થાય એટલે અહમ વિસર્જન સાથે જ જ્ઞાન નિષ્ઠા જોડાયેલી છે અને પવિત્રતા જેટલી હોય એટલો જ પ્રેમ પ્રગટે નહીતર એ પ્રેમ કહેવાતો હોય તો મોહ અને વાસના થઈ જાય શુદ્ધ જેટલું હૃદય એટલો જ પૂર્ણ પ્રેમ પ્રગટે અને ભગવાનની સાથે પ્રીતિ જોડાયેલ આ ત્રણ નિષ્ઠાઓ આવે દાસત્વની જે નિષ્ઠા છે ને એ આ ગંગોત્રી એક જ છે મૂળ પ્રીતિને સમજણ એ બે ભક્તોની માનસિકતા થોડી જુદી જુદી છે અંગ જુદા બેસાડે તો ગધેડે બેસીને રાજી થવું મુક્તાનંદ સામી સામે બેઠા છે મુંબઈમાં કરમસિંહ ધામજી જેને આખું મંદિર ભુલેશ્વર બાંધ્યું જેપી નો ઇલ્કામ વાયુસરોને ઘોડાની બગીઓમાં ફરે જાહો જલાલી સુવર્ણ ચાંદીના ઢગલાઓ અને એના એવી ઠાકોરજી સ્વામિનારાયણ ભગવાનની સેવા પૂજા થાય રાજોપચાર આપણે ત્યાં એક કરીએ એને ત્યાં રોજ રાજોપચારથી સેવા પૂજા થાય એવી એની ભક્તિભાવના આટલી સત્સંગમાં સેવા પૂજા આવી એની ભક્તિભાવના અને જે પીનો એટલે કોઈને ફાંસીએ ચડાવ્યો હોય ને આ બાપાની ગાડી નીકળે કરમસિંહ બાપાની ઘોડાગાડી તો એ પહેલો નિર્દોષ છોડી દેવો પડે એવો ગવર્નરે એને સરકારે એને ખિતાબ આપેલો એના દીકરા કલ્યાણજી બાપા એની પણ એવી જ ભક્તિ પણ બાવીસ વર્ષના હતા ત્યારે કરમસિંહ બાપા જાહો જલાલી વચ્ચે જ અક્ષરવાસી થયા કલ્યાણજી બાપા એંશી બ્યાસી વર્ષે જીવ્યા પણ ચાલીસ વર્ષ એમણે જાહો જલાલી ભોગવી અને ચાલીસ વર્ષ કરુણ ગરીબીના હાડમારીને જોયા અને એમાં એમનો એકનો એક ચૌદ વર્ષનો દીકરો તુલસી બીમાર પડ્યો અંતકાળ જેવું દેખાયું છોકરાની એવું લાગ્યું મહારાજના દર્શન થાય છે ખોળામાં માથું છે કલ્યાણજી બાપા એવા એકાંતિ ભક્ત માથે હાથ ફેરવીને કહે છે કે તુલસી મહારાજ દેખાતા હોય ને તો મહારાજમાં વૃત્તિ રાખી એકનો એક દીકરો અમારામાં મન રાખતો નહીં અહીંયા કોઈ સુખ નથી જેવું અક્ષરધામમાં શ્રીજી મહારાજમાં સુખ છે એવું ક્યાંય નથી અમારામાં મમતા રાખતો નહીં બાપ તું સુખે મહારાજની સાથે જાય છોકરાએ કીધું બાપા મહારાજ આવ્યા છે બસ મહારાજની સાથે ચાલ્યો જા જય સ્વામિનારાયણ કે છોકરો વયો ગયો પણ કલ્યાણજી બાપાને રંચભાર દુઃખ ન થયું અફસોસ ન થયો સમૃદ્ધિ ગઈ તો પણ કોઈ શોખ ન થયો જાહોજલાલી ભોગવી એનો કોઈ હર્ષ ન રહ્યો આવી સ્થિતિ એવી કલ્યાણજી બાપાની હતી કેમ ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી પણ આવા ભક્તોને આવી સમજણ કેમ રે છે બહુ સીધું સાધું તમે ચૂરમાન લાડુ તો જેમાં જ છો પણ અત્યારે સાંજે જોગી એમ કે હું મારે હાથે બધાને એક ચૂરમાન લાડુ આપીશ તો ચૂરમાન લાડુ એનો જ છે કોને હાથે આવે છે ફેર પડી ગયો ને આવતો એટલે આખો આનંદ પ્રસન્નતા બદલી ગઈ એમ આવા ભક્તોની સીધી સાદી સમજણ એવી છે કે સુખ આપે છે તોય મારા પ્રભુના હાથે આવે છે અને દુઃખ આવે તો એ મારો પ્રભુના હાથે આપે છે એટલે પ્રસાદ છે સુખ અને દુઃખ બેય એટલે એના માટે પ્રસાદ એ સર્વ દુઃખો હન ઈશ્વર હન ઐશ્વર જાય તે આ એને પ્રસાદ છે એ સુખ દુઃખ માની ભોગવે છે એ એક રાજા હતો એને એક નોકર રાજાને નોકર ઉપર એટલો પ્રેમ કાંઈ પણ વસ્તુ મેવા મીઠાઈ કાંઈ પણ ખાય પેલા નોકરને આપે અને નોકરને બિચારે ભાવથી ખંભાળે પછી બીજી વાર આપ્યા જાય એટલે નોકર કે નહીં નહીં આપ જાવ આપ ભોજન કરો પછી રાજા જમે આવો પ્રેમ એકવાર જંગલમાં ગયેલા કાંઈ શિકારો થાય ગમે તે એમાં ભૂલા પડી ગયા ભૂખ્યા તરસ્યા થયા ક્યાંય ન મળ્યું તરશ્યા થયેલા ભૂખ્યા થયેલા એમાં ફળ એક ઝાડ ઉપરથી મળી આવ્યું એ રાજાએ તલવારથી ચીરી કરી અને નોકર ઉપર પ્રેમ એટલે ચીરી કાપી અને નોકરને આપી નોકર પ્રસન્નતાથી ખાવ મેળ્યો એ ભૂખ્યો થયો હતો બીજી ચીરી કાપીને રાજાએ પોતાની સ્વાભાવિક વૃત્તિ પ્રમાણે નિયમ પ્રમાણે એ કીધું લો ખા આ વખતે ના ન પાડી બીજી લઈ લીધી ત્રીજી લઈ લીધી આખું ફળ પૂરું થવાની એક ચીર રહી ત્યારે રાજાનો મગજ થોડો ઘૈલ્યો એટલે આ પ્રસંગ તને ભૂખ લાગી મને લાગી છે પણ આ વખતે વિવેક કેમ ચૂકી ગયો કે બધું મને દઈ ગયો તો કે મારા મારા ઉપર જો રાજી હો અને મને પ્રેમથી માનતા હો તો એ ચીરી મને દઈ દો તો કે હવે તો હજ થાય છે એમ કરી રાજાએ પોતે જ્યાં ચાખવા ગયો ત્યાં તો કડવી ઝેર જેવું ફળ હતું થોડું થોડું રાજાએ કાઢી નાખ્યું એટલે આ નોકરને કે ભલા માણ એટલું કડવું ઝેર જેવું ફળ હતું છતાંય તું ના ન પાડી અને હસતાં હસતાં ખાઈ ગયો નોકરે અમૃત જેવી વાત કરી મહારાજ જે હાથેથી રોજ મેવા મીઠાઈ ખાધા એના હાથેથી એક કડવી ચીર એકાદ આવી જાય તો એવું મારાથી ન ખાયા ભક્તો સમજે છે કે જે હાથેથી સુખના મેવા મીઠાઈ ખાધા એ જ ભગવાન ક્યારેય કાદું કડવું કાંઈક ફળ આપે તો એને અનાદર ન કરે કોના હાથનું છે આપણે શું થાય છે સારું મળે ત્યારે ભગવાનની કૃપા અને કાં ભાગ્યની કૃપા કઠિનાઈ આવે ત્યારે કાં ભાગ્યની કઠિનાઈ અને કાં ભગવાનની કઠોરતા સમજીએ છીએ હાથ બદલાઈ જાય છે એટલે પ્રસાદની ભાવના રહેતી નથી પહેલાં લોકોને પ્રસાદની ભાવના રહે છે એટલે સુખ કે દુઃખ અને એ સમજે છે કડવું આપ્યું છે એ નિરોગી કરવા માટે આપ્યું છે દુઃખ આપે એ પણ સુખ માટે આપે છે એ સમજે છે કારણ કે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે જે કઈ દુઃખ આપે એ સુખ થાય એવું આપે પણ સુખમાંથી દુઃખ થાય એવો મારો પ્રભુ આપતો નથી ખેડૂતને એક ઘોડો હતો હવે એ ઘોડો ભાગી ગયો એટલે બે ત્રણ લોકો આડોશી પાડોશી આવીને એમણે કીધું કરે બહુ ખોટું થઈ ગયું તમારો ઘોડો ભાગી ગયો એટલે પેલા કીધું કે શું ખબર ખોટું થયું છે સારું થયું છે એ તો મારો ભગવાન જાણે મારો ભગવાન જાણે સારું થયું ખરાબ થયું એટલે ભાઈ વયો ગયો એમાં શું ભગવાન તો કે ના એ ભગવાન જાણે અઠવાડિયું થયું ને તો પેલો ઘોડો જંગલ બીજા એવા આઠ ઘોડા લઈને પાછો આવ્યો એટલે બધા પાછા આવ્યા એ કહેવાય તો બહુ સારું થઈ ગયું જો ઘોડો તમારે ભાગી ગયો કે બીજા આઠ ઘોડા લઈને આવ્યો આ તો સારું થઈ ગયું એટલે ભગવાન જાણે સારું થયું કે ખરાબ થયું આપણને કાંઈ ખબર ન પડે આપણે ખાલી જોઈએ રાખવાનું એટલે કે આટલું સારું થયું આઠ ને બદલે નવ ઘોડા થઈ ગયા તો એ ભગવાન જાણે તો ભગવાન જાણે એમાં એ છોકરો એ જંગલી ઘોડા ઉપર ફરતો એમાં પડ્યો એનો પગ ભાંગી ગયો એટલે હોળી પાછા પાડો છીએ આ તો ખોટું થયું તમારા છોકરાને પગ ભાંગી ગયો તો કે ભગવાન જાણે ખોટું થયું સારું થયું આપણને કાંઈ ખબર ન પડે એમાં દેશમાં લશ્કર જરૂર પડીને લેવા આવ્યા પગ ભાંગો મૂકીને વ્યાઈ ગયા એટલે ઓ લાગે તમારા છોકરા ને પગ ભાંગ્યો તો સારું થયું રહી ગયો તો ભગવાન જાણે સારું થયું કે ખરાબ થયું આપણને કઈ ખબર ના પડે એટલે સુખ ને દુઃખ આપણે વ્યર્થ જ એટલા માટે મુંજાય છે કે એનું આપણે આગળ પાછળ સંપૂર્ણ જોઈ શકતા નથી એટલે બાકી ભગવાનનો હાથ એવો છે મંગલ ભવન આ મંગલહારી એ ક્યારેય દુઃખ આપી શકતા નથી દુઃખને અડે ન સુખ થઈ જાય ભગવાનનો હાથ એવો છે એનો આશરો હોય તો દુઃખ પણ સુખ થઈ જાય વાહન લઈને એક જણો નીકળેલો એમાં તોફાન થયું વાહન તૂટી ગયું માંડ માંડ પોતાના સ્વબળે જઈને એક ટાપુ ઉપર જઈને પહોંચી ગયો આજુબાજુ કોઈ જ નિર્જન ટાપું એકલો હવે અહીંયા શું કરવું પથરાઓ ઘસી અગ્નિ કર્યો ઘાસપાત લાવી ઝુંપડું કર્યું કંદમૂળ ખોદીને જીવન ગુજારે રોજ ભગવાનને ઘૂંટણી પડીને પ્રાર્થના કરે પણ હવે આમાં કોણ એને બચાવવા આવે અહીંયા એમાં એક દિવસ હવે કંઈ ફળ લેવા કે કંઈક ગયો અને પાછળ એને અગ્નિ છુપાયો છે એ ઝુંપડામાં લાગ્યો એક માંડમાણ ઝુંપડું કર્યું હતું એ ઝુંપડું પણ સળગી ગયું પેલો પાછો આવ્યો ને ત્યાં જ્યાં એમણે જોયું ત્યાં ઝૂપડું સળગી ગયેલું એટલે આને થઈ ગયું અરા ભગવાને તો બઉ કરી હવે આમાં હું મારું ઝુંપડું હે પ્રભુ તું પરમ કૃપાળું છો આવું કેમ કર્યું એમ કરીને સુ પણ જ્યાં તો મોટી જહાજ સ્ટીમર આવીને પાસે ઉભું હતું એટલે આ કે કેમ આવ્યા તમે તો તે ડિડિયો સ્મોક સિગ્નલ તે ધુમાડો કરીને બચાવ માટે સિગ્નલ નહોતું આપ્યું મને બચાવો હું અહીંયા છું પછી આને ખબર પડ્યા ઝૂંપડું સળગ્યું એનો ધુમાડો ગયો એ જોઈને બચાવવા માટે પેલું જહાજ આવ્યું છે ભગવાને ઝૂંપડું સળગાવીને પણ એને બચાવવા માટેની વ્યવસ્થા કરી એટલે દુઃખ પણ સુખમાં પલટાવી નાખે પણ જેને આશરો હોય એને જેને આશરો ન હોય તેને દુઃખ દુઃખ રહે છે કઠણાય કઠણાઈ રહે છે આપતકાળ આપતકાળ જ રહે છે આપતકાળ દુઃખ છે એ જ આપતકાળ છે એવું નથી સુખ પણ આપતકાળ છે સુખ પણ આપતકાળ છે અમેરિકામાં વર્ષો પહેલાં એક જણાને ગરીબ માણસ રોજ લોટરી લઈએ લોટરીની ટિકિટ પણ કંઈ લાગે નહીં ગરીબ બહુ ખાવાના ફાંફા એમાં હવે એ લોટરીની ટિકિટ લેવાની ટેવ પણ અચાનક એને દસ લાખની લોટરી લાગી હવે એની પત્ની મુંજાઈ ગઈ પેલો તો બહાર હતો પત્નીને ખબર પડી આ પરિણામની એને થયું કે આ મારે મારા ધણીને ખબર કેમ પાડવી આ જાણશે દસ લાખ મેળ્યા છે ને તો એનો હાર્ટ ફેલ થઈ જશે ફૂટી કોડીનો દસ લાખ આવે સીધે સીધા એટલે મરી જાય છે આ ગાંડો થઈ જાય એટલે પાદરી પાસે ગઈ દોડથી પાદરીને કીધું કે તમે અમારા ધણીને બચાવી લ્યો કારણ કે આને એવી રીતે તમે ટેકલ કરો કે જેથી બચી જાય પાદરી કે મુંજાવમાં હું આવું છું અને ધણી આવ્યો ને પાદરી આવ્યા પાદરી રમતા રમતા વાત કરી માનો કે તમે લોટરી લો છો અને એક લાખની લોટરી લાગે તમે શું કરો તો ખે મારા કરમ એવા છે ને લાગે નહીં એટલે તમે જવા દો મારી ગમત નહીં તમે ધર્મ ની વાત કરો તો કે ના ના પણ માન લાગે તો તમે શું કરો શું કરીએ ગ્રોસરી અનાજ કરિયા લે જેથી સુ ખાવા પીવાની વ્યવસ્થા થઈ જાય બંધ થાય બઉ સારી વાત પણ બે લાખની લોટરી લાગે તો કામ નકામ માને ખાંડો છો તો કે ના જસ્ટ માની લે બે લાખ તો સારું મકાન બનાવી લઉં જેથી કરીને રેવાની માથાકૂટ માટે પણ માન કે પાંચ લાખ મળી જાય તો લોટરીમાં હારે ભાઈ આવે પિંડ છોડો ને પણ માન કે લાગી જાય પાંચ લાખ 5 લાખ લાગી જાય તો છોકરાઓ માટે ધંધા સેટ કરી દો એટલે પછી કાયમ ની ચિંતા હોય જાય પણ માન કે દસ લાખ મળી જાય તો એટલે માથું કુટું શું કરવા ગમત કરો છો આવી જાવ પિંડ છોડો દસ લાખ ની લાગે તો જોવો દસ સાહેબ લાખ ની લાગે ને પાદરી સાહેબ તો ઈશ્વર સાક્ષી કહું છું કે પાંચ લાખ હું તમને ભેટમાં આપીશ હે કેતા પાદરી મરી ગયો આમાં સુખ છે આપતકાળ જ છે ને એટલે સુખ અને દુઃખ બે ભગવાનનો પ્રસાદ માને હવે એક મજાની વાત છે ભલે આ થોડો ગરમી આવું બધું હશે એટલે તમને અકળામણ જેવું છે એ આપતકાળ હોય પણ અને તમને ભૂખ લાગી હોય એટલે જલ્દી જવું હોય એ આપતકાળ હોય તો હું કઈ ભૂખ્યો નથી હું ભૂખ્યો જ છું એટલે એક સમજણ ની વાત કરું સુખ અને દુઃખ એ સુખ દુઃખ આવે હરીની ઈચ્છા વડે સુખ દુઃખ મનમાં ન આવડીએ ટાળ્યા કોઈના નવ ટાળે રઘુનાથના જડિયા કે છે ને એવા સંતોની એવી સમજણ છે એ એક કે જે કાંઈ સુખ દુઃખ આવે છે એ મારા હરિની ઈચ્છાથી આવે છે એટલે એનો પ્રસાદ છે અને સુખ મારીએ છીએ આ એક બીજી સમજણ લોકો એવા ઘણા હોય છે એ ભાગ્ય ઉપર છોડી દે છે અને સુખી થઈ જાય છે હશે ભાઈ જે હના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે હને તે સમયે તે જ પહોંચે અને લાખ આવ્યા ને ગયા તો ઘશે ભાગ્યમાં નહીં હોય કોઈ ખોઈટ આવી ઘશે ભાગ્યમાં નહીં હોય કોઈ ક્યાંય દગો કર્યો હશે ભાગ્યમાં નહીં હોય એમ કરીને હળવા થઈ જાય આ પણ એક પ્રકારની સમજણ છે એને એનાથી છુટકારો મળી જાય ત્રીજા પ્રકારની એક સમજણ છે નથી ભાગ્યમાં બહુ માનતા નથી ભગવાનમાં માનતા હવે ધ્યાનથી સાંભળજો નથી ભાગ્ય માનતા નથી ભગવાનમાં માનતા માનતા હોય તો ભગવાન પાસે જઈને કોઈ ભીખ માગવી એવું એ પસંદ નથી કરતા એટલે એવી એક માનન મનન વાંચન સત્સંગખ્ય કોઈ પણ એવા સારા માણસોના સંગથી ગમે તેને એવી વિકસિત થઈ હોય બુદ્ધિ કે એવું માનતા હોય કે આ સંસારમાં આવું બધું ચાલી જ રાખે વર્તમાનમાં જીવો ભૂતકાળને ભૂલી જાઓ ભવિષ્યકાળને કંઈ બહુ ચિંતા કરોમાં જે છે એ લાઈટ છે એ બરાબર છે આવી એક દ્રઢ સમજણ થઈ હોવાથી જે કાંઈ આવે એને લાઈટલી હળવાશથી લઈ લે છે આપણે અખબારોમાં એક બહુ પ્રસિદ્ધ કોલમિસ્ટ છે એના કોલમો આવે છે નામ મારે દેવું યોગ્ય નથી લાગતું પણ એને આવું મનનચિંતનથી આવી બુદ્ધિ વિકસાવી હોય એવું સ્વાભાવિક છે એકને એક લાડકી દીકરી થોડા સમય પહેલાં પરણાવી અને નાની એવી બીમારીમાં છોકરી ટપ દઈને મરી ગઈ આ લખે છે કે મને થોડીક ક્ષણો માટે ક્ષોભ થયો પણ બીજી ક્ષણે મેં બધું ખંખેરી અને હું મારી જે કોલમો લખવાનું આ બધું કામ એ જ એ ચીજ કરવા માંડ્યો કોઈને ખબર ન પડે કે આને ત્યાં મરણ થયું છે ખંખેરી નાખ્યું આટલી સહજતાથી એમણે લીધું એક જહાજ જતું હતું વહાણ એમાં તોફાન ઉપડ્યું હવે બધા માંડ્યા હાકા થા રોકડ કરવા માંડ્યા રે મરી ગયા હવે શું થશે એમાં એક જણો ઊભો થયો શાંતિ રાખો શાંતિ હું છું ને ત્યાં સુધી કશું થવાનું નહીં બધા બેસી જાઓ રડોમાં છોના રહી જાઓ હું છું ત્યાં સુધી કઈ થવાનું નથી વિશ્વાસ રાખો એ બધા તોફાન સમાણ સ્થિર થઈ ગયું ઓલા લોકો બધા એને મીંડા કહેવાય એમાંથી એક જણો કે માની લો કે વડીલ કઈક થયું હોત તો થયું હોત તો શું થાત તો પછી તમે કહેતા ને કઈ નહીં થાય હું બેઠો છું ને પણ થાત શું વાહન ડૂબી જાય ને તો તું ડૂબી જૂબી પછી કોણ પૂછવાનું હતું કે મરી જવાનું હોય તો રોવે થઈ તો બચવાના નથી તો મોજ થી રહ્યો ને એ બે ટેકનિક રાખી હતી એટલે મોજ હતી આ તો ઠીક બચી ગયા છે બાકી બીજો કઈ મારી પાસે ચમત્કાર નથી આ સમજણ સારી લાગે છે પણ આ સમજણ નિર્બીજ છે આના ગર્ભમાં ભગવાનની શરણાગતિ નથી એટલે સુખકારી ટેમ્પરરી થાય પણ કલ્યાણકારી નથી બે તમને ખાલી કિસ્સા કહું સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મનોબળ કોર્ટમાં કેસ લડે અચાનક તાર આવે કે એની પત્નીનું અવસાન થયું છે તાર વાંચે ભલ ભલો ડગી જાય ને અને અત્યારે દલીલ કરતા હોય આર્ગ્યુમેન્ટ ચાલતી હોય ગંભીર કેસ હોય અને તાર આવે પોતાની પત્નીનો જુવાન ઉંમરમાં મરી ગયા છે અને હેતપ્રીતવાળા મરી જાય રાજી થાય એવું નહીં હવે આપણે કૃષ્ણજી સોલા ભાગવત વિદ્યાપીઠ વાળા ભાવનગરમાં કથા હોય એમનો એકનો એક દીકરો કરદમ નડિયાદ એક્સિડન્ટ થાય અને અવસાન થઈ જાય ભાગવત વાંચતા હોય ત્યાં તાર આવે કે કરદમ એક્સપાય એ વાંચે તાર એમને મૂકી દે જીવતું સિદ્ધ ચિંતા કરે કૃષ્ણને કરવું હોય કરે અને એ જ લયમાં ભાગવતની કથા એમ જ ચાલુ રહી આ ભગવાનની શરણાગતી નો છે પણ પેલી સમજણ છે આ સમજણ સગર્ભા છે એટલે શ્રીજી મહારાજ કેવી વાત પરફેક્ટ કે છે વચનામૃત એક એક શબ્દ જે છે ને ગધેડે બેસાડ્યા તો ગધેડે બેસીને રાજી રહેવું હાથી એ બેસાડ્યા હાથી એ બેસીને રાજી રહેવું એટલું કહીને પ્રભુ બંધ નથી થયા સબી જ વાત છે તરત એક વાક્ય મૂક્યું ભગવાનના ચરણાર વિંદ વિના બીજી ક્યાંય પ્રીતિ રાખવી નઈ આ સગર્ભતા છે બાકી સમજણ એવી ઘણી રીતે આવતી હશે પણ ભગવાનને પાસે લઈ જાય તો એ પણ કલ્યાણકારી છે સુખ પણ કલ્યાણકારી છે હું તો ત્યાં સુધી કહું કે આપત્તિ આવે દુઃખ આવે સહન ન થાય તો રડવા માટે પણ ઠાકોરજી પાસે જવું ને તો જીવન ધન્ય થઈ જાય એવો જો થઈ જાય મહારાજે પછી એક વાક્ય કહ્યું કે સૂકું પાંદડું આ જેમ પવનને આધારે ફરે એવી રીતે ભગવાનને આધીન રહીને જીવવું એવું જો થઈ જાય તો આ બધી સાધનાનો સાર માત્ર આ એક વાક્યમાં છે સૂકું પાંદડું પવનને આધારે ફરે પવનના આંદડાને પાંદડાને કોઈ દુરાગ્રહ આગ્રહ આકાંક્ષા અપેક્ષા એમ્બિશન કશું ખરું કોઈ પ્રતિભાવ પ્રતિક્રિયા કંઈ નહીં કોઈ ક્રિયા પણ પ્રતિક્રિયા પણ નહીં કેટલું સરસ દ્રષ્ટા એવું જો થઈ જાય તો તો ધન્ય છે પણ એવું કોઈક કોઈક થતું હોય આ ગુંદાસરા મૂળજી ભગત હતા ક્યાં રહે પોતાના મનમાં બીજો ભાવ નહીં ખડામાં અનાજના ઢગલા પીડ્યા હોય હાજનું આરતીન ટાણું થાય બધું મૂકીને મંદિર આવી જાય ભગત કોઈ ક્યાંક ભગત ઓલું અનાજ ત્યાં પડ્યું છે અરે ઘણી તો શેરીમાં ઘઉં ભરેલું ગાડું એમને મૂકીને ભગત છે નિયમ ચેષ્ટા સુધી એમને બેસી રહે અને ભાઈ જે ઘડીએ આપણે આવી રીતે પડતું મૂકી દઈએ ને એ જ ઘડીએ ઉપર વાળા સંભાળવું પડે પણ આપણે મૂકી નથી શકતા ને એટલે નથી સંભાળતા ઈ એમ કે છે બે જણા શું ખોટી થવું પણ મૂકી દઈએ જો આ જોગી સામી જેતપુર થોડા રોકાયેલા અને જેતપુર ત્યાં હરિકૃષ્ણ સ્વામી હતા અને સ્વામીને વેરાવળ થોડા ઇમારતી લાકડું લેવા માટે ખટારો લઈને આવવાનું છે તો સ્વામીને કીધું તમે લઈને પછી આવો એટલે જોગી સ્વામી ઉપર બેઠા અને કેબિનમાં બે સાધુ પાર્સો દે એ બેઠા એટલે સ્વામી કે સુખે નિરાય ભજન કરું વેરાવળથી ખટારો જેતપુર આયુ આવે અંદર ઇમારતી બધું લાકડું ભરેલું અને સ્વામી બેઠા બેઠા નિરાય માળા કરે હવે શું થયું તે માળો નીચેથી ખટારો સળ ગયો તો ડ્રાઈવર મુસલમાન એકદમ ઉભું રાખી દીધું અને ચારે બાજુ થી મળ્યો ધુમાડો હેઠા ઉતરો સ્વામી કે આમાં હેઠા ઉતરો છે ક્યાં મારા એમને મંડા કરતા આબરું જાય તો સ્વામી નારાયણ જાય મારે કેટલા ટકા સ્વામી ગયા એમને બેઠા રહ્યા તે કોણ જાણ શું થયું ને તો ખટારો ઠરી ગયો મુસલમાન તો અલ્લા ઐસા જયારે કઈ જેતપુર માં ખબર પડે વેરાવળ માં ખબર પડે પેલો મુસલમાન ફળ ફૂલ લઈને આવીને પગે લાગી અને બંદગી ની મૂળ માં આવીને નુયા ન ખુદ એ તો ખુદ ગોદા બંદાજ ઐસા હે એમ કરીને સ્વામી ની બંદગી કરી અને માણસ જાતો પણ એ ખણેમીએ કીધું ને લાશ જાય તો સ્વામિનારાયણ સાધુ જીવ મારે બઉ કરી અને સીધું ગણિત છે નાનું છોકરું હોય એ ખાડામાં પડી જાય આગમાં પડી જાય કઈ હડફેટે કોઈ વાહન ને આવી જાય બાળકને કોઈ ઠપકો ન દે એની માને ઠપકો દે કે છોકરું તો અબુજ છે તું અબૂ છો ભાદર જેવી ફૂહરાને આવી રીતે દેવતાઓ કે મહારાજ તમારે વિશ્વાસ જીવો એને તમે દગો દીધો અને લાજ તો હોવ ને પડી હોય એટલે ઠાકોરજી જાળવી લે એટલે શાસ્ત્રોમાં બે પ્રકારની શરણાગતી કીધી છે બહુ થોડુંક છે હમણાં પૂરું થઈ જશે થોડો મોડો થઇ જાય આપતકાળ સમજો બિલાડીની શરણાગતિ વાત કરીએ છીએ વાંદરાની બચ્ચાની વાત કરીએ છે બિલાડીનું બચ્ચું ઉંદર પકડે એ મોઢામાં એની માના હોય ને પણ છતાંય એ સલામત રહીએ છીએ બિલાડીનું બચ્ચું કાંઈ વિચારતું નથી સૂકા પાંદડાની જેમ ફરે છે તો એનું રક્ષણ એની માગ કરે છે વાંદરીનું બચ્ચું છે એને એની વાંદરી એક ઝાડથી બીજ હજાડ કૂદે છે પણ એક હાથ ટેકો દઈ રાખે છે પણ વાંદરાના બચ્ચાને એટલી તો જવાબદારી છે કે એની માની છાતી બિહાયથી પકડી રાખે એ બીજા પ્રકારનો ભક્ત છે કે થોડી ભગવાને પ્રાર્થના પૂજા માગણી કરી રાખે પણ એક જણો જતો ઘોડા ઉપર બેઠો હતો હારે ઘાસ નો ભારો હતો ભારો ઘોડા ઉપર નહોતો મૂક્યો એના માથા ઉપર મૂક્યો હતો એટલે બીરબલ નીકળ્યો બીરબલે કીધું કે આ શું છે તો કે મૂરખ એટલી નથી ખબર પડતી ઘોડા ઉપર ભારો મૂકી દે ને તારે કે તું મૂરખ છે આટલો ઘોડો દુબળો છે એના ઉપર હવે હું ભારો મૂકું તો એ કેવી રીતે ખેંચી શકે એટલે ભારો લઈને ફરીએ છીએ એ આપડી મૂર્ખામી છે જે દિવસે આપણે સુખ દુઃખનો ભારો ઠાકોરજી ની માથે મૂકી દઈએ તે દિવસે બધું ઠાકોરજી ઉપાડવું પડે પણ એ સમજણની કસોટી જયારે આપતકાળ આવે ત્યારે મને તમને ખબર કેટલો આદર રે છે કેટલી દિવ્યતા રે છે એ ત્યારે ખબર પડે છે બાકી ખબર પડતી નથી મુક્તાનંદ સ્વામી આમાં જે વાત કરી છે પોતાના સુખ દુઃખ ની ફરિયાદ નથી કરી એને સત્સંગ માટે કીધું છે મહારાજ જો કઈ એવું થઈ જાય કાંઈ હાનિ થઈ જાય અને કાંઈ ખોટું દેખાય તો સત્સંગનું સારું ન દેખાય કોઈને પોષણ ન થાય સ્વામીનું કહેવાનો આશય સાચો છે કે જો કાંઈ થાય અહીંયા કાંઈ છીનભીન થાય તો ગામડે ગામડે સંતો બધા ફરે છે એ મોઢે શું વાત કરે જ્યાં કાંઈ વાત કરવા જાય તો હવે જેને ત્યાં ભગવાન તમે કયો છો એ દાદાનું સાચવી ન શક્યા એ અમારું શું કલ્યાણ કરવાનું અમારું શું સાચવવાનું અમે પાછા પડીએ મારા અને જે નવા નવા થયા હોય ઘરમાં વિરોધીઓની સાથે સ્ટ્રગલ કરીને સત્સંગ રાખતા હોય અમારો ભગવાન આવો દયાળુ છે આવા એના ચમત્કારને ઐશ્વર્યો છે એને આવું થાય તો એના કુટુંબીઓ મેળા મારે મારા ઢીલા પડી જાય આ બધું દુઃખ છે અને જ્યારે કાંઈ એવું સારું હોય તો સૌને બળ મળે અને સત્સંગનું પોષણ થાય એટલે મારા હર્ષ જેવું થાય છે વાત સાચી જેતપુર જેતલપુર અમદાવાદ પાસે જ્યાં મહારાજે યજ્ઞ કર્યો ને યજ્ઞ અધૂરો રહ્યો સુબા પેશવાર આવે હુમલો કર્યો અને પછી યજ્ઞ પછી ગયો અને દબાણ પછી ખસેડ્યું ત્યારે સંતો ફરતા હર ભક્તો ત્યારે એમને બધાને થોડુંક કહેવું કઠણ પડતું આપણે લીંબલીના મૂળજી શેઠ એને ચાસકાના નારસંગ દરબાર બેઠા થઈ ગયા નારસંગ દરબાર કે શેઠ તમે સ્વામિનારાયણ ભગવાન કહો છો અને બહુ પરચાની ઐશ્વર્યની પ્રતાપની વાત કરો છો તો પછી જેતલપુરમાં યજ્ઞ માંડ્યો અધૂરો રહેવો પીડ્યો તો એ ભગવાન હતી તેને ખબર નહોતી ક્યારે મુળજી શેઠ કે સાંભળો શેઠ દરબાર સાંભળો એમાં એવું છે રામચંદ્રજી છે એણે બધું રાજતીલકની બધી તૈયારીઓ કરી હતી તો જાણતા નહોતા કે વનવાસ થવાનો છે અને સવારે તેમણે વનમાં જવું પડ્યું અને એમનું પિતાનું મૃત્યુ થયું અને માતાજીનું ચૂડાકર્મ કરાવવું પડ્યું તો એ રામને નહોતી ખબર એ લોકો દરબાર કહીએ તો રામ તો લીલા કરતા હતા મૂળજી છેઠ કે સ્વામિનારાયણ ભગવાન લીલા ન કરે રામ ભગવાન લીલા કરે તો સ્વામિનારાયણ ભગવાન લીલા કરે એમની લીલા છે અને સાંભળો દરબાર તમને સાંભળીને કહું તમને ખબર નથી બાકી યજ્ઞનું નક્કી થતું હતું ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને કીધું કે વૈરાગ્યો અને શક્તિબંધી બ્રાહ્મણો આપણે અહિંસક યજ્ઞ કરીએ છીએ ગમતું નથી ઘેટાબકરા વધેરો તો જ યજ્ઞ કહેવાય એટલે સુબાને સાથે મળેલા છે વિક્ષેપ થશે ત્યારે સંતોએ એમ કીધું કે મહારાજ હવે વૈરાગ્યોને બ્રાહ્મણોને જમવાનું છે તો શું કામ પાણો નાખશે અને જેતલપુરમાં જળને છાયાની જુક્તિ સારી છે તો આ યજ્ઞ કરીએ મારે કે તમારું મન માને તો કરો એટલે કર્યું હતું બાકી કહી તો પણ દીધું તું અને એમણે ભરમાવ્યા પેશવાનું લશ્કર આવ્યું સ્વામિનારાયણને પકડી લ્યો જેવું લશ્કર આવ્યું એ પહેલાં તો સ્વામિનારાયણ ભગવાન હાથરોળી જતા રહ્યા હતા અને આવ્યા તા ધૂળ ફાંકતા ગયા હાથમાં કાંઈ આવ્યું નહીં અને જેવું લશ્કર પાછું ગયું એટલે સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે ભક્તોને ખબર પડી કે આ તો હાથરોળી વહી ગયા હતા હાથમાં કાંઈ ના આવ્યું પછી ડબાણમાં માલસામાન મંગાવીને યજ્ઞ પૂરો કર્યો પણ આવું બધા ફાવે ને એટલે મુક્તાનંદ સ્વામી ને એનું દુઃખ છે કે આ બધું થાય તો કેમ શું કરવું એનું હર્ષ શોક થાય છે એક વાત તમને કહું તો આ વચનામતના સાર રૂપે આપણે એમ સમજવું કે ભગવાનના ભક્તોને કંઈ દુઃખ આવે કે સત્સંગમાં કઈ થાય તો આપણે કઈ હર્ષ શોખ ન કરવો બે બાબત છે ને ભગવાનના ભક્તને ભક્તને દુઃખે દુઃખી થવું કે નહીં અને બીજું કેથલ થાય તો એનો કઈ કરવા જેવું નથી પણ સંપૂર્ણ વચનામત વિચારવો તો એમ થાય જો પેલું ભગવાનના ભક્તને દુઃખ આવે તો એને દુઃખે જરૂર થવું મધ્યના સાઠમાં વચનામતમાં શ્રીજી મહારાજ કે રામાનંદ સ્વામી દેહ મૂક્યો ત્યારે રઘુનાથદાજી તો આ આનંદમાં બધાયને હસી બોલીને વાત કરતો થાય જરાય શોખ ન થયો અને બીજા ભક્તો તો બધા શોખ એ કે રડતા હતા માટે ભગવાનના ભક્તોને દુઃખ આવે ત્યારે જેને દુઃખ ન થાય એને તો ચાંડાલ અને વિમુખ જેવો જાણવો બાકી ભગવાનના ભક્તને દુઃખે દુઃખી અવશ્ય થવું તો સત્સંગને તો સત્સંગને દુઃખે પણ દુઃખી થવું કારણ કે સત્સંગ પોતાનો માઇનો છે એનું ઉથલપાથલ થાય તો એ કેમ પોષાય દુઃખ જરૂર થાય ઉદ્વેગ જરૂર થાય આપણા સ્વામી ગુરુદેવ એમના ગુરુ ગોપીનાથ દાસજી પુરાણી એમણે ગોંડલમાં દેહ મૂક્યો અગ્નિસંસ્કાર ચાલે છે નાયંદા સ્વામી એક વડીલ મોભાદાર અને પ્રતાપી સાધુ પુરુષ અગ્નિસંસ્કારમાં છે અને અહીં ચિત્તા સળગે છે અને જેવી ચિત્તા ભડભડ સળગતી થઈ અને નાયંદા સ્વામી ધ્રુષ કેંધૃષ્કે રડવા માંડે અને એ વખતે ગોંડલના કારોબારી ભાણાભાઈ એકદમ પાસે આવ્યા સ્વામીને કે સ્વામી તમારે અમને આશ્વાસન દેવાનું હોય અમે તમને શું આશ્વાસન દઈ અને તમારે આવી અવસરે તમે ધીરજ ન રાખો તો બીજાને ધીરજ કેમ રહેશે અને બધા સાધુ રોવા મળ્યા ત્યારે નાયણદાસ સામે પછી ધીમે ધીમે એટલું કીધું કે સંતો ભક્તો વાણાભાઈ સાંભળો હું એટલા માટે રડું છું કે પુરાણી ગોપીનાથ સાધુતાની મૂર્તિ તો હતા જ પણ એની એવી કથાવાર્તા હતી એવી વિદવત્તા હતી કે અભણને એટલું પોષણ કરતા અને ભણેલાને પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો ગળે ઉતરાવી દેતા અને સત્સંગનું પોષણ કરતા અને વિરોધીઓને પણ બોલતાં બંધ કરતા એવી એની પાસે વાક છટાની એવી સૂઝ હતી એવી શાસ્ત્ર દ્રષ્ટિ હતી અને કોઈ ખોટું કરતું હોય તો એને બે શબ્દો કહીને સત્સંગમાં ખોટું કરનારાને રોકી દેતા આવી સત્સંગની ચોકીદારી કરતા એ વયા ગયા અત્યારે હવે શૂન્ય અવકાશ થઈ ગયો છે કે આવી રીતે સત્સંગની રખેવાળી કરે એવો કોઈ રહ્યો નથી એનું મને દુઃખ છે એટલે દુઃખ તો જરૂર થવું જોઈએ થાય એ કે બાલ મુકંદાસ સામે ધામાગે ત્યારે હું રડ્યો નહોતો કારણ કે મને હતું આવા સંતો બેઠા છે સત્સંગના રક્ષણ માટે પણ હવે કોઈ દેખાતું નથી એટલે મને રડવું આવે છે ઉદ્વેગ થયો ને દુઃખ થયું ને પણ વચનામ પાછો સાર છે કે ભગવાનના ભક્તને સત્સંગે કરીને દુઃખે દુઃખી પણ થવું સાંભળજો અને તરત શોકને હળવો પણ કરવો જેવી ભગવાનની ઈચ્છા તો જ મમતા છે સત્સંગની બાકી ઉલાળ્યો લેવા દેવા નથી તો શું વચના પચાવીને બેઠા છે પણ સાચું મમત સત્સંગનું એને છે કે જેને દુઃખ પણ થાય છે અને ભગવાનને સોંપીને હળવા પણ થાય છે એ જ મમતાનું સાચું લક્ષણ છે પોતે સત્સંગને જાળવે અને સત્સંગમાં પોતે ક્યાંય સત્સંગને ઠેસ વાગે એવું કામ ન કરે તો મમતા છે સત્સંગના સિદ્ધાંતને ક્યાંય ટ્વીસ્ટ ન કરે તો સત્સંગની મમતા છે એટલે દુઃખ પણ થાય ઈચ્છા હરીને જાણીને હળવા પણ થાય આખું જગત સત્સંગ થવું હોય તોય ભલે થાય અને મટી જાય તો ભગવાનની ઈચ્છાની વાત છે આવી રીતે હળવો થઈ જાય હવે આખા વચના મરત નું કહેવાય એવું એક દ્રષ્ટાંત આપીને વાત પૂરી કરી દો એક જણો માંદો હતો ડોક્ટર પાસે ગયો ડૉક્ટર દેશી વૈદ એટલે તાવને બધું આવતું હતું અને પગમાં કંઈક મચકોડ થઈ ગઈ હતી અને પેલા વૈદ ડૉક્ટરે એને બે પ્રકારની ગોળી આપી કે લ્યો આ ગોળી છે એ તમે સવાર સાંજ પી જજો પાણી સાથે તમારો તાવ ઉતરી જશે અને સારું થઈ જશે અને આ જે ગોળી છે એને સવાર સાંજ પાણી સાથે ઘૂંટી પથ્થરા અને તમને સોજો છે મચકોડ છે ત્યાં તમે એને લગાડજો એટલે મચકોડ મટી જશે આ બે ગોળી આપી ત્રણ દિવસ થયા ને ત્યાં તો દર્દી પાછો આવ્યો ધુઆફ થતો એટલે વૈદ તું રાક્ષસ છો કે કોણ છો આ મારું દર્દ મટવાને બદલે તારે વકરી ગયું મરું મરું થઈ ગયું હમણાં મરી જઈશ વૈદ નથી આવું થાય નહીં પછી ખ્યાલ આવ્યો કે જે દવા વાટીને ચોપડવાની હતી એ ગોળીઓ પાણી આરે પીતો અને જે પાણી આરે પીવાની હતી એને વાટીને પગ ઉપર ચોપડતો એટલે આ બધું દુઃખને દરદને બધું વકરી ગયું એમ આપણે આ ધરતી ઉપર અમૂલ્ય એવા ભારત ખંડ ઉપર અમૂલ્ય એવા સત્સંગમાં મનુષ્ય ધરીને આવીએ છીએ ને ત્યારે ભગવાન દરેક જીવને બે ગોળી આપે છે એક શંકાની અને એક વિશ્વાસની અને ભગવાન સાથે કે છે આ સંસાર છે ને એના સંબંધો છે ને એ પદાર્થો છે ને એના ઉપર કાયમ શંકા રાખજે અને આ બીજી ગોળી છે ને વિશ્વાસની મારા ઉપર કાયમ વિશ્વાસ રાખજે જાતને રણું ભાર પણ તકલીફ નહીં પડે मारो हाड़ू आप ऊँधू करूँ આપણા સંસારના સંબંધીઓ ભાઈઓ ભત્રીજાઓ મામા જમાઈ હાગા હળા કાકા પૈસા બેંક બેલેન્સ એના ઉપર આપણે વિશ્વાસ રાખ્યો અને ભગવાન ઉપર સતત શંકા કરી કે આપણું સારું કરશે કે નહીં કરીએ હશે કે નહીં હોય એટલે બધી ઉપાધિ છે પણ જે દિવસે બધામાંથી વિશ્વાસ ખેંચી એક મારા ઠાકોરજીમાં વિશ્વાસ મૂકીશું તે દિવસે આપણું જીવન બેડો પાર એ જ આ વચના સાર છે શ્રીજી મહારાજ આપણને સૂઝ આપે કે એવી આપણને બલ બુદ્ધિ વિદ્યા મળે એ જ પ્રાર્થના સાથે આપતકાલ जवा शक्ति श्रीरे आपे एना चरण में अनन्य भक्ति जागे ये प्रार्थना स्विकारे यार्थना चु सहजानंद स्वामी महाराज